आज आप गर प्रथम प्रकरण पंचावनमो वचनामृतम श्रवण कर आ वचनामृत में मुक्तानंद स्वामी प्रश्न पूछो महाराज जीव ने भजन स्मरण वर्तमान पोतपोता धर्म एक सरखो दृढ़ दृढ़ता दृढ़ता एक सरखी के प्रश्न है क्यक भजन स्मरण बराबर थे क्यक भजन વધે છે ક્યારેક ઘટે છે ક્યારેક સાવ બંધ થઈ જાય છે અને ભજનમાં પણ ભગવાનના નામસ્મરણમાં શ્રદ્ધા વિશ્વાસ મહિમા નિષ્ઠા પણ ક્યારેક ઉડી જાય છે ઘટી જાય છે તેમજ ગ્રહસ્થ અને સાધુઓ એને પોતપોતાના જે બ્રહ્મચર્યાદિત ધર્મો છે સ્ત્રી પુરુષના મર્યાદાના એ ધર્મ ક્યારે યથાર્થ પડે છે પણ ક્યારે ભંગ પણ થાય છે લોપ થાય છે આવી રીતે ભજન વધે ઘટે છે ધર્મ ફળાય અને તૂટે છે આવું કેમ થાય છે પહેલી વાત તો એ છે કે આ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો છે છતાં પણ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન નથી મુક્તાનંદ સ્વામીને જીવનમાં એવો કોઈ પ્રશ્ન કે તકલીફ કે મૂંઝવણ નથી કે ભજન સ્મરણ ઘટી જાય છે વધી જાય છે તેમજ વર્તમાન ધર્મ પળાય છે ક્યારેક નથી પળાતા એમણે પોતા માટે પ્રશ્ન નથી પૂછ્યો जाए छक्तानंद स्वामी के लिए परमसंत विभूति था खुद भगवान स्वामीनारायण एम वचनामृत वहाँ वक्त मुक्तानंद स्वामी उत्कृष्ट स्थिति श्रद्धा साधुता एना गुण गाया परम साधुता की मूर्ति है साक्षात्कारी है जेना वचने बीजाने समाधि थी पी एम कचास એટલે એમના માટે એમણે પ્રશ્ન પૂછ્યો નથી પણ આપણી જેવા અનેક મુમુક્ષો માટે એમણે પ્રશ્ન પૂછ્યો છે કારણ કે સત્સંગની માં છે અને જે મુમુક્ષો ભગવાનને માર્ગે ચાલતો હશે એને આવી તકલીફો સામનો થયો હશે એટલે બહુ મહત્વનો પ્રશ્ન છે जीवन में अतिशय उपयोगी तो जो मानो प्रश्न मान सा मा प्राप्त था से। तो भजन स्मरण वर्तमानी एक सरखी दृढ़ता केम रहती न थी। पहली बात तो ये जीवन में मेलवू पेड़व हो तो साधना करी पड़े साधना एट पुरुषार्थ साधना करवी पड़े ये तो खरुँ पे साधना सतत करवी पड़े थोड़ा दिवस करे पे न, न करना थी कोई सीद्धि न मैं एटले साधना सतत होने सातत्य कहवा छे। साधना में सातत्य होइए सतत थती रह भगवान बुद्धना बिष्यों की साधना विषय जावे एक शिष्य एवं साधना शुरू करी के बस आँखों मीची ने बेसी रहे बाह्य जगत ने जुआन एने बंद कर दीद आंखों बंद कर बस जय ते बेसी रहे अंतर मन ने जोया कर हृदय आकाश में जोया करें पोता विचारों ने बस जो करें अंतर जगत ने जुए बाह्य जगत ने जो बंद कर सतत आँखों बंद राख बीजो शिष्य तो एमने एवं साधना शुरू करी के बस एक दीवाल बेसी गये आँखों सतत खुले राखी ने दीवाल साई राख बने परिणाम शू आ कि जे आँखों बंद कर बेसी रहते अंतर जगत ने जो तो ये बुद्धत्व ने पमी गयों हृदय में प्रकाश थी गय નિર્વિચાર દશાને સમાધિ ભાવને પામી ગયો પ્રબુદ્ધ થઈ ગયો અને જે આંખો ખુલી ને બેસી રહેતો આટલી શક્તિ પ્રગટી આ શાનાથી થયું સતત સાધનાથી થયું નહીતર આંખો તો બંધ આપણે પણ કરીએ છીએ આંખો खोली मटका साधना आप <laughs> साध, साधना सजगता अड़कता अखंडता અવશ્ય જોઈએ ધર્મા તૂટી જાય ધર્મ પડે તૂટી જાય એટલા માટે એને વર્ષો થાય તો પણ ભગવાન ના સ્વરૂપનો આનંદ પ્રાપ્ત થતો નથી દિવ્ય સ્વરૂપની અનુભૂતિ થતી નથી પરમ દિવ્યાનંદની પ્રાપ્તિ નથી થતી તમે પેલી કાચબાની અને સસલા ની વાત સાંભળી હશે અથવા વાંચી હશે બાળ વાર્તા છે પરંતુ અર્થ બહુ જ ગંભીર છે એક વખત એક સસલા કાચબાને જોયું તો કાચબો તો ધીમે ધીમે ચાલે એટલે સસલું એને જોઈને બહુ હસી પડ્યું કે આવી રીતે ચાલતો આ ક્યારે એને ક્યાં પહોંચે હું કેટલો દોડવીર છું એટલે કાચબાને શરમાવા માટે એની આજુબાજુ એટલી છલાંગો લગાવે એટલું કૂદે ઉછળે आ गणवा पाचबाए कहूसला कसरतु थकी जसो तमने मार जीव कोई दौड़ना जड़पी नहीं परंतु हूँ तमरा करता जड़पी बढ़ू चु बहु हशु खड़खड़ाट हशु को ससलू તું અને વળી મારાથી વધારે ઝડપી તો કહા તો કરી બતાવ તમે કયો એ કરી બતાવીએ તો કે જો સામે તળાવ છે અને તળાવને કાંઠે શિવ મંદિર છે ત્યાં જે પહેલો પહોંચી જાય એ જીતી ગયો ન પહોંચે હારી ગયો અને જે હારી જાય એને પોતાની પીઠ ઉપર લઈને ફેરવે સેવક થાય ભલે ચાલો સ્પર્ધા યોજાઈ કાચબા અને સસલા ની વન ટુ થ્રી અને ઉપડ્યો કાચ પેલું સસલું ઉપડ્યું એની ઝડપ તો તમે જાણો છો થયું કાચબા એ શરૂ કર્યું ડેગાક ઠેગાય કોણ પેલું પોચે કો સસલું પોચે ને પણ કાચબો પોચો સસલું ન પહોચ્યું થયું શું કે વન ટુ થ્રી એમ કહ્યું અને સસલું ઉપડ્યું જોત જોતા અદ્રશ્ય થઈ ગયું એટલે જતું રહ્યું પણ પાછળ ફરીને જોયું તો કાચબો કઈ દેખાતો નતો એને એમ થયું એટલે બહુ પાછળ રહી ગયો થોડો દેખાય ને એટલે વળી પાછું આગળ એટલે એક નીચે નિરાય તે એમાં બેઠું થોડી ત્યાં ગોલું પાકી ગયું કોલું પાકી ગયું ઊંઘ આવી ગઈ કાચ બહુ નીકળ્યો ઠેકેતો એમણે જોયું ભાઈ પહોળી ગયા છે ઠાકોરજી પો અવાજ ના કરાય કાચ ચાલુ રાખ્યું અહિયાં આની ઊંઘ ઉડીને જોયું ચશ્મા ચડાવ્યા પણ કઈ નહીં શું થયું છે પાછળ કે આગળ એકદમ સફાળો થઈને દોડવા માંડ્યો ભાગ્યો ત્યાં તળાવના કિનારે શિવ મંદિરમાં કાચબો શિવજીની સામે બેસી નિરા દર્શન કરતો હતો શિવજી એટલા બધા પ્રસન્ન થઈ ગયા ત્યારથી અને ત્યાં ત્યાં રાખ્યો છે એટલે ખોટું છે તે દાંતી ના કાઢો त्यार बस य भगवान शिव प्रसन्न थी राखी लीधो कारण के काचबो है ये संयम सतत साधना न प्रतीक गति है गति में सतत साधनाशील प्रतीक काचबो आते संयम थी सतत साधना, सतत साधना कर भगवान ने पमसे बीजा बदा अटवाई जैसे सातत्य ना बहुत महिमा है સાતત્ય શબ્દ બરાબર મગજમાં રાખવું સતત કરી એને સાતત્ય કહેવાય તમારે શરીર મજબૂત ખડતલ બનાવવું હોય ને તો કસરત કરવી પડે પણ એ કસરત પણ રોજ કરવી પડે એક દિવસ કરો ને પાંચ દિવસ ન કરો શરીર બને નહીં સૈનિકોને રોજ પરેડ કરાવવી પડે ત્યારે ખડતલ થાય છે संगीतकार थव हो तो पन रोज रियाज साधना स्वर नि करवी पड़े तेरे क्रिकेटर थवं हो तो रोज प्रेक्टिस् करी पड़े त्यार क्रिकेटर सारो बनाए अरे तब बीम हो आप बीमार होने साजू थव हो तो यह डॉक्टरे बतावी हो दवा निमित रोज ले पड़े एक वक्त लो पी न लियो तो उल्टा ना रोग वकरी जाए पी गोलू पाकी जाए આ બીજો અરથયો ગોલું પાક એમાં જો બ્રેક પડે તો રોગ ન જાય આપણી સાધનામાં ભવ સંસ્કૃતિનો રોગ ન જાય જન્મ મરણ ટળે નહી શ્રીજી મહારાજે એટલે પ્રથમ ના ત્રેવીસમા કહ્યું कि एक जग ते पानी ना गड़ो ढोलो दिवस पानी ना गड़ो ढोलो तो आगला दिवस पानी, आगले दिवसे पाछला दिवस सुनि दिवस भराय नही जो पात आंगली शेड पर अखंड वेती रहे तो त्याट पानी ना धरो भरा जाए अखंड बीजी एक बात वाद समझा देवी कि आप कोईपन क्रिया करे एक क्रियाँ असर पड़ती हो पी एज क्रिया जो फरी वर न करे तो एसर जती रही एक बार चाकॉफी पीओ असर थती है पर पी पीव नहीं तो असर जती रही पर रोज पीओ दिवस में बबे तर तर पीव નિયમિત પછી સ્વભાવ બની જાય કરીએ એની અસર પડે છે સંસ્કાર પડે છે એની એ જ ક્રિયા જયારે વારંવાર કરીએ છીએ વારંવાર કરીએ છીએ વારંવાર કરીએ છીએ ત્યારે એના સંસ્કાર ધીમે ધીમે ધીમે ધીમે એટલા ઊંડા ઉતરે છે કે જીવના કારણ શરીરમાં પેશી જાય છે અને એ પછી આપણો સ્વભાવ પ્રકૃતિ બની જાય છે અને સ્વભાવ પ્રકૃતિ બની જાય ત્યારે એ ક્રિયા સહજ રીતે થયા જ કરે ન કરી હોય તોય થાય આ સંસારની જે રાગ દ્વેષ કામ ક્રોધ લોભ આદિ ભોગની જે પ્રવૃત્તિ છે એને જન્મ જન્મથી એટલી કરી એટલી કરી એટલી કરી એના સંસ્કારો કારણ શરીરમાં જીવ સુધી પેશી ગયા અને એ આપણો સ્વભાવ નેચર પ્રકૃતિ બની એટલે હવે સંસારના દોષોની પ્રવૃત્તિ સહજ થાય છે ન કરવી હોય તો થાય છે કારણ કે આપણી પ્રકૃતિ બની ગઈ ને સ્વભાવ બની ગયો સંસ્કાર ઘૂંટી ઘૂંટીને આપણે એનો સ્વભાવ બનાવી દીધો રહેવાય જ રોકી શકાય નહીં હવે એ સહજ રીતે સંસારની પ્રવૃત્તિ સ્વભાવવશ પ્રકૃતિવશ સંસ્કારવશ થાય છે એટલા જ માટે જન્મ મરણ ઉભા થાય છે हमें जो आ सहज प्रकृति सहज स्वभाव संसारोषो एने काढ़वो होर्मना भजन स्मरण भगवत संस्कार सत्संग संस्कार परमात्मा संस्कार एनु आचरण कर संस्कार ने नाथवा पड़े और ये आचरण एटल करव पड़े एवं रीते करव पड़े कि ये असर संस्कार से जीव सुधी पेसी जाए आप स्वभाव प्रकृति बनी जाए जयरे अपनी स्वभाव प्रकृति भजन स्मरण संयम धर्मादिक प्रकृति स्वभाव बनी जाए तरह जगतना जे पड़ा था ये हटी जाए अजन स्मरण और धर्मादिक स्वभाव बनी जाए तरह प्रक्रिया सहज थायरे सहज भजन स्मरण और धर्मादिका मंडे तरह ज सहजानंद स्वामी प्राप्ति थायज आनंद प्राप्ति हाईवे जो बंप हो ए, आपने स्पीड नाफिकल ना होडू पोचाय विचारो जे वसना એ ટ્રાફિક છે એ ધર્મ લોપ છે જેટલો મોટો એટલું એનું ડેસ્ટિનેશન દૂર થઈ જાય તો સતત સાધના રાખવી છે કારણ કે આટલો મહિમા જાણ્યો પણ પ્રશ્ન જ એ છે સ્વામી કહે કે મહારાજ अशुभ खराब भूंज काल क्रिया कर भजन स्मरण वर्तमान रूपी धर्म दृढ़ता रहती આ પંચાવન માં વચનામૃતમાં આમ કહ્યું આની પહેલા પ્રથમ ના ઓગણત્રીસ માં ગોપાલ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત એવી ભક્તિ એનું બળ વૃદ્ધિ કેમ પામે સંગ એનું સેવન જો કરવામાં આવે તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિનું બળ વૃદ્ધિ પામે બંને જવાબ એક છે સારા દેશ કાળાદિકનું કરીએ તો ધર્માદિકનું ભજન સ્મરણાદિકનું બળ વધે जो देश काल भूडा थे था, सेवन थाय तो धर्म स्मरण दृढ़ता थी हो बद तूटी जाए थोड़ा चार ही थोड़ा थोड़ा समझवाइए तो पेहला तो देश सारो ने नबड़ो देश हो क्यों देश सारो कहवा ज्यादा संस्कारी लोग रहता है जे लोग धर्म में मानता हो पवित्रता में मानता हो साधु सतो में मानता हो सत्संग में मानता हो भजन में रुचि होश्वर में आस्था हो श्रद्धा होश्वास होटुंब में स्त्री पुरुषों में मर्यादा वातावरण हो पवित्र तीर्थों भगवान एवं सत्पुरुषों प्रगटता होवास हो तीर्थभूमिओ તીર્થરૂપ સાધુ સંતો નો જ્યાં વાસ હોય જ્યાં દેવ મંદિર હોય છે હવે આવા દેશનું જો સેવન કરે એવા સ્થાન જો સેવન કરે મતલબ કે ત્યાં રહે તો આપોઆપ એને ભજન સ્મરણના સંસ્કારો ધર્મ પાલન સંસ્કારો ખીલે અને બુદ્ધે કારણ કે એવું વાતાવરણ છે माटे ये, ये विश्वनी अंदर विश्व श्रेष्ठ जो कोई देश हो तो भारत देश चे। के त्या आ वातावरण आ बदी पर कही बधी वस्तु भारत देश मा चे। ये गंगा यमुना जेवा पवित्र तीर्थ रूप ये हिमालय गिरना जोगीओ भूमि जे अवतारो भगवान साक्षात भगवान अवतारों प्रागठ्य राजाचार्य आदि आचार्य नागट्य सूर मीरा तुलसी नरसिंह एनु प्रागट्य जायोध्या मथुरा छप्पया जेवा पवित्र तीर्थों जगन्नाथपुरी द्वारका रामेश्वर एवं पवित्र भूमिओ है विश्व में क्या एक नरसिंह मेहता तो, तो गोतियाव એક નરસિંહો કેમ બીજી એવી ભૂમિ નથી કેસર કેરી જ્યાં થતી હોય ને ત્યાં કેસર કેરી થાય સિંહ વસવાટ જ્યાં થતો હોય ને ત્યાં થાય બીજે લઈ જાવ તો ગુજરી જાય કાજુ બદામ જ્યાં થતા હોય ત્યાં થાય આપણા આંગણા ન થાય કાઠિયાવાડ ન થાય થાય તો છોકરા તોડી નાખે સફરજન માં થતા હોય માં ચાય થતી હોય એના માટે ભૂમિ હોય છે એને થોડી તમે વાત કરો તો કે હા તરત રામ નહીં કૃષ્ણ નહીં શ્રી હરિ નહીં સહજાનંદ સ્વામી નહીં એ બધાને ઓળખશે આ પડશે અને વિદેશની અંદર તમે ત્રણ કલાક ભાષણ કરો પછી કહો હોય સીતા લેડી અને રામની વાઈફનું રાવણે કિડનેપ કર્યું હતું ઓહો હો લવા વળતા છે ભજનના ભૂમિ નથી भारत में आज टोटल मारो विश्व साधु सतो ज भारत में थे भक्तों सतो थे यू टोटल मारो अत्यारुधी में मा। के आकड़ो तम क्या विश्व में मे नही देश आ भारत ये भारत देश सारू स्थान गोतवू पड़े તમારી પાસે સો દોઢસો બસો એકર વીઘા જમીન હોય અને સારો પાક બધી જગ્યાએ આવતો હોય પણ એમાં ક્યાંક ક્યાંક ખાર ભૂમિ હોય ટુંડ્ર પ્રદેશ હોય ટુંડ્ર પ્રદેશ એટલે કઈ ઉગે નઈ આ ટુંડ્ર પ્રદેશ કહેવાય એ સાહેબ ભણાવતા હતા ને ત્યાં પછી એમાં ટુંડ્ર પ્રદેશ થાય કીધું સાહેબ ટુંડ્ર પ્રદેશ હોય એટલે એને મોટી ટાલે ટોપી ઊંચી કરીને કે આ ટુંડ્ર પ્રદેશ કહેવાય તરત સમજાઈ ગયું તેદુનું જેમાં કશું ના ઉગે એને ટુંડ્ર પ્રદેશ કહેવાય અને એના ઉપરથી જ જે આપણે કોઈ સારી વાતને ક્યારેય જીવમાં ગ્રહણ ન કરી એને આપણે પછી ટૂંડો કહીએ છીએ તો એવું જ્યાં ખાર ભૂમિનો ટેકરો હોય કે ભૂમિ હોય તો પછી ત્યાં ઉગે નહીં કાંઈ અને એમાં મહેનત ન કરાય એમ ભારત આખો એ દેશ એવો છે પણ ક્યાંક ક્યાંક ખાર ભૂમિ પણ થઈ ગઈ હોય એટલા માટે એવું રાજ્ય એવું શહેર એવું નગર એવું ગામ એવું સંબંધ એવી સોસાયટી ગોતી લેવી જોઈએ કે જ્યાં આસપાસનો સમાજ ધર્મમય અને ભજનમય હોય સત્સંગમય હોય આપો આ દીકરા દીકરીઓ બધા તમારે નહીં કરવું હોય તોય ભજન થશે સાધુઓના દર્શન નહીં કરવા હોય ઠાકોરજીના દર્શન નહીં કરવા હોય તોય ઠાકોરજીની સંતોની પધરામણી થશે અને એવા એરિયામાં રહેશો તો રોજ ગુંડાઓના પોલીસોના દર્શન થવાના જ છે એટલે છેલ્લે પણ એક સારી સોસાયટીમાં વાસ કરવો એ શુભ દેશનું સેવન છે એમાં પણ આપણું જે ઘર છે ને એ પણ એક દેશ છે જે પરિવારમાં આપણે રહેતા હોઈએ છીએ પરિવારમાં જો સંસ્કાર સદાચાર ભજન ભક્તિને ધર્મ એનું વાતાવરણ હશે તો એ ભજન ભક્તિ ખીલી ઉઠશે એ બાળકોમાં સહજ રીતે પાંગરશે આ દેશની વાત થાય છે સ્થાનની વાત થાય છે એટલે તમારે તમારા બાળકોને करवा हो तो संस्कार परिवार होकरी बधाए घर संस्कार करव घर ने मंदिर बनाव सवार साज आरती पूजन स्तुति थाल भोग बधु थे कीतन भक्ति जय जो समय पड़े तरह घर न सभ्यो ये जब करता हो मंत्र लेखन करता हो सदग्रंथ ना कोई पाठ करता हो गुरुकूल तरफ थी, मंत्र लेखन चाले छे, ना के प्रवाह चले भक्त चिंतामणि पाठ करने के प्रवाह चलेयम लिये ने ने तो ने समय मे मंत्रेखन करे समय मे वचना भक्त चिंतामणि कोई एवं सदग्रंथ पाठ थत हो घर नातावरण के दिव्य थी जाए एना एक मोटी बात है कि तेरे कुटुंब घर ने मंदिर करव तो गृह सभा घर सभा दरेक करे एना कोई आइडिया नहीं घर में के करता है जो समय आखो परिवार तमाम अनुकूल हो समय आखो परिवार दस पंद्रह मिनिट मे भेड़ो थ कोई नहीं करता આખો પરિવાર ભેળો થઈને બેસે વાતાવરણ બદલી જાય પણ કોઈના હિંમત નહીં આવે કરવાની ગરજ નથી ને ભાઈઓ બહુ મોટો ફાયદો આ ગ્રહ સભાનો છે पहली बात तो ये सात सारो परिवार दस पंदर मिनिट भेड़ा बेसो पी एम सदग्रंथ न कहीं वाचन करो वचनाव्रत वाचो गुणातितानंद स्वामी वाँचो गोपानंद स्वामी वाचो शिक्षा पत्र एनुंचन करो एक वक्त ते वाँचो क्योंकि दीकरा पास वंचाओ क्या दीक वंचाओ क्या घर न हो અને એના ઉપર પછી ક્યારેક તમે બોલો તમારા ઘરનાને સમજાતું હોય એ બોલે બાળકોને પ્રશ્ન પૂછવો તો પ્રશ્ન પૂછે એનું વિવેચન થાય તમે જુઓ પેલી વાત તો એ છે કે ઘર ભેળું થાય ને એટલે ઘણા બધા તમારા જે વિખરાયેલા વ્યક્તિત્વ છે ને એ એક થઈ જાય ક્યારે બાપ અને દીકરો ફેસ ટુ ફેસ મળી નથી શકતા એવો આજે જમાનો છે આજે બાપ પાસે પૈસો હશે આ ગુલશન કુમારની પછી નહી એને ખબર નથી આ દશા આમ જોવો તો દરેક ના ઘરમાં છે બાપ અને દીકરાને સાથે બેસીને આવી રીતે સારી વાત કરવાની જે આપણે વારસો પૂર્વમાં હતો એ દાદાજી દાદી ને સંભાળતા અને ખોળામાં બેસાડીને એને વાર્તાઓ કહેતા નાનપણથી ખોળામાં લઈને રામ નામ લાડવા ગોપાલ નામ ઘી ભગવાનનું નામ લેવડાવતા રામાયણ અને મહાભારતની નાની નાની વાર્તાઓ કહેતા આજે ક્યાં સમય જ નથી કરો ટીવી ચાલો છોકરાને મોકલે પછી ભાઈ આપણી ભૂંડી દશાત ન થાય તો શું થાય નિયમ બનાવજો ઘર સભા કરો ઘર ભેળું થશે સાથે મળે ને એટલે બહુ મીઠાસ વધે પેલી વાત તો એ છે કે અબોલા હોય તો તૂટવા માંડે બોલવું તો પડે જે આવ્યું હોય એ બોલવાનું પૂછો કે શું આવ્યું યાદ રાખો આપોઆપ થાય ને બીજી વાત તો એ છે કે આ ગ્રહ સભાને બાને તમારે તમારે પત્નીને સીધું ના કહી શકતા હો બાળકોને સીધું ના કહી શકતા હો તો કથામાં એવું ચેપ્ટર ગોતી રાખો ને અને એ ચરિત્ર વાંચો અને પછી એના ઉપર તમે બોલો અને તમારે બધું જ કહી શકવાની ઓથોરિટી મળે ઇન બધું કહી શકો બોલો અને એ સમજી જાય કે આપણને શું કેવા માંગે છે ત્રીજો ફાયદો એ છે કે તમે વાંચતા હો તમે આના પર વિવેચન કરતા હો ઘરમાં આ બધી વાત આવતી હોય તો પેલી તમારે અસર થાય એમાં આવે કે ગાળ ન બોલવી અપશબ્દ ન બોલવા લાંચ ના લેવી વ્યસન ન રાખવું તો તમને એમ થાય છે આ બધું હું કરું છું મારે બોલવું કેમ તરત જ કે છે પપ્પા તમે તો આવી રીતે કરો છો અમને શી ના કહો એટલે પપ્પા એ સુધરવું પડે અને તમે એમ નહીં માની લેવાનું કે બધા સત્સંગી હોય હરિભક્તો હોય એટલે એમાં કઈ અપલખણ ન હોય ઘણી વાર બીજા કરતા વધી જતા હોય કારણ કે એને ભગવાનનું બળ હોય દોષોનું નિવારણ થાય સ્વભાવનું નિરાવરણ થાય નિવારણ થાય પરિવારના કલહનું નિવારણ થાય અને આ રીતે સંસ્કારમય વાતાવરણમાં તમારા બાળકો તમારા ખોળામાં ઉછરા હોય ને એનો મોટો ફાયદો એ છે કે વૃદ્ધાવસ્થામાં તમારે ઘરડા ઘરમાં જવું ન પડે પણ શું કામ કરતા નથી એ પાળેલો છોકરો એ કૂતરા નહીં પાળે તમને પાળશો સંસ્કાર પાયા હશે તો અને આ સત્સંગના માધ્યમથી તમે જયારે આ કરશો ને એની જ અસર છે આવા સ્થાનમાં જ રહેવું તો આપ ભજન સ્મરણ એ વધે નિયમ ધર્મની દ્રઢતા થાય કે અમારા કુળમાં રોજે આની કથા થાય છે અમારાથી આ ભૂંડું ન કરાય હે ને દીકરાને સંસ્કાર પડી જાય દીકરીને સંસ્કાર પડી જાય કે અમે રોજ આવું પીને મોટા થયા છીએ એને એ તમે પાયેલા બચપણના સંસ્કાર એને ખોટો પગ માંડવા નહીં દે ભાઈ એટલે ગ્રહ સભા તો અવશ્ય શરૂ કરવી આ સારામાં સારો દેશ બાળ ભલે ગમે એટલો બગડી ગયો હોય પણ આ સુધારી શકાય છે ને એ તો હાથ વાત છે ઘરને મંદિર બનાવવું પણ પાછો એનો મતલબ એવો નથી કે ઘરમાં મંદિર થયું એટલે બાજુમાં મંદિર હોય ત્યાં દર્શને ન જવું ઘણા સાવ બાજુમાં હોય તો આપણે કઈ કેમ નથી આવતા તો કે ત્યાં ઘેરાય બધું ભજન ભક્તિ કરી લઈએ છીએ એટલે પછી કઈ ઠાકોરજી ત્યાંય છે ત્યાંય છે ને અહીં છે એમ ત્યાં સુધી નવીન નવીન ઘણું છે ઘણું નવીન છે એક જણો એક જણા મળવાઈ ગયો કેમ ભાઈ શું નવીન માં તો કે નવીન માં તો બીજું નથી પણ તમે જે બાકડા ઉપર બેઠા છો એનો રંગ નવીન છે હોય એટલે ચોટી જાય અમેરિકા એમાં શિકાગોની પાસેથી પસાર થયા ત્યારે એને બેચેની થવા માંડી એટલે એમણે ડ્રાઈવરને કીધું કે મને સુખ નથી આવતું आ क्यों सीटी आयो शिको तो मैंने ड्राइवरे कहू के थतु कारण विश्व में मोटू कतलखानु शिकागो में जेना चित्त विशुद्ध थेवस पकड़ाय का शू कहू के धाबा पड़ा पोता ने खबर न पड़े અમે જ્યારે સાઉથ આફ્રિકાની બાજુમાં બોત્સવાના કન્ટ્રી છે ત્યાં અમે હર્ષદભાઈને એમનો પરિવાર છે ત્યાં ઉતરેલા પછી એક જગ્યાએ અમે જતા બોત્સવાનામાં જ તો બાજુમાંથી કતલખાનું એટલે ગાયો ઉછેર ને પછી બધું હોય તો ત્યાંથી આમ પસાર થયા એટલે હૃષ્ટ ગાયો નાતે બધું પછી વાતો નીકળે છે અમે અહીંયા તો કપાવા માટે જ આવે છે પણ જાણવા જેવી વાત હમણાં એક મેગેઝીનમાં આનો આર્ટિકલ આવ્યો એ હું તમને કહું કે જુદી જુદી જગ્યાએ રખાય છે દૂધ આપતી ગાયો હોય જુદી રીતે રાખે કપાવાની હોય અહીંયા આવે પણ એવું થતું કે જે દૂધવા ઉપર આવે એ ગાયો પછી જ્યાં દૂધણા ઢોર રાખતા હોય પછી ત્યાં લઈ જવામાં આવે એટલે ગાડીઓમાં ભરીને એનો રસ્તો અહીંથી હતો પરંતુ તમે જોજો એ ગાયોને ત્યાંથી પસાર કરે અને ગાયો બેચન થઈ જાય એને તો કઈ ખબર જ નથી ને છે એટલી આકુળ વ્યાકુળ વિવોળ થઈ જાય આર્ટિકલ આવ્યો સ્વામી કે ત્યાં કેટલાય દિવસ સુધીના દૂધ સુકાઈ જતા એને ખબર પડી જાય કાંઈ તમારું મોત ખાનું છે ને આપણા કરતા પશુ વધારે જાણે છે ને ભૂકંપ થાય તો હજારો મીટર અંદર એ કબૂતર કૂતરાને ખબર પડી જાય છે આપણને ખબર નથી પડતી પછી એ લોકોએ રસ્તો બદલાવો પડ્યો કે અહીંથી લઈએ છીએ એટલે એને આ પોતાની જે જાતિ છે અને અમારો પણ આ વારો છે એ ભયમાં એ વેવ પકડાય છે ઓહો ગાયોને દૂધ સુકાઈ જતા રસ્તો બદલવો પડ્યો તો જે સ્થાનમાં જે ક્રિયાઓ થઈ છે એના કણ ઉડે છે એટલા માટે આપણે ત્યાં મંદિર અને દેવસ્થાન તીર્થસ્થાનનો મહિમા છે કે ત્યાં એવા સાધુઓ ભક્તો એને ભજન કીર્તન કરી કરીને વાયક હત્યા થતી હોય એની આટલી અસર થતી હોય તો જ્યાં પરાત્પર પુરુષોત્તમ નારાયણનું સંકિર્તન થતું હોય એ તીર્થસ્થાનમાં મહાપુરુષોએ પગલાં મૂક્યા હોય એમાંથી દિવ્ય વ્યવસ ન પ્રગટ થાય એટલે આપણે ત્યાં તીર્થનો મહિમા છે કે ત્યાં જાઓ અને ત્યાં જઈને જપ જે કરો એનું અનેક ગણું ફળ થાય એમ કેમ લખ્યું છે ઘરે જપ કરો મંદિરમાં જપ કરો શાસ્ત્રો કહે છે કે એનાથી સો ગણું ફળ વધારે મળે છે કારણ કે અહીંયા એ ભક્તો ઋષિઓ મુનિયો સંતો ભગવાનની દિવ્ય આભાર એની અસર થાય છે એટલે સ્થાનનો અવશ્ય લાભ લેવો જે આજુબાજુ મંદિર હોય એટલે ઘરની ઘૂંસ થઈને બેસી ન રહેવાય પણ એ મંદિરમાં જઈને ઠાકોરજી આગળ માળા કરો પાઠ કરો કીર્તન કરો સત્સંગનો લાભ લ્યો ઘણા તો નીકળવું જ નથી આજુબાજુ રહેતા હોય તો એ પોતે આવતા હોય એટલે દર્શન આવે પણ છોકરાઓને કોઈ દિવસ કેમ નથી આવતા માનતા નથી જયારે માને એવા ત્યારે ઘર સભા નથી કરી ઘર ના હો ને તો કઈ કહી શકાય એવું નથી એટલા માટે દિવ્યતાની અસર મળે છે पवित्र स्थानी ऋषिकेश जाओ शिबिर शांति मानसी पूजा केवी थे ध्यान केवी थे भजन केव के के के है बोलो थे बधा कहता हो त्याज दिव्य आनंद भजन स्मरण सुखाए के दिव्य भूमि એટલે એનો લાભ લેવો જોઈએ તીર્થોમાન મંદિરમાં જઈને ભજનનો લાભ લેવો જોઈએ ત્યાં જઈને જો ગ્રામ્ય કથા કરતા હોય તો લાભ ચૂકી ગયા ઋષિકેશ જેવા પવિત્ર ભૂમિઓમાં ભજન સુખ આવે છે દિવ્યતાનો આનંદ આવે છે પાછા તમે મહાનગરોમાં આવો છો ત્યાં આનંદ નથી આવતો એવું નથી આનંદ ભજન થતું ભજન એટલું બધું નથી થતું અને સુખે નથી આવતું અહીંથી પાછા તમે ગામડે જાઓ તો પાછું ત્યાં તમને કેમ સુખ આવે છે આખો દિવસ કેવા ઠાકોરજી એને કેવું ગ્રંથ વાંચન કેટલો થાય છે એટલે ગામડામાં આ છે વાતાવરણ કે તમે ભજન અનુકૂળ વાતાવરણ છે એ તો લાભ લેવો હોય તો બાકી ગામડામાં બધા કઈ હરિભજન જ કરે છે નથું બાપા ને બાપા ને બધા કઈ બધા નરસિંહ મહેતા થઈ ગયા એવું નથી તો લાભ લેવો હોય તો એક જણો કઈ ખેતરમાં વાવતો તો તે ત્યાંથી બીજો નીકળ્યો એટલે એને જોયું એટલે પૂછ્યું ખેતર માં શું વાવો છો એટલે પેલો કે મારે નથી કેવું મારે કેવું જ નથી વાવું જ નથી લે ન વાયવું બોલો એટલે એવું સ્થાન હોય પણ લાભ લેવો જ ન હોય તો શું થાય ભાઈ આ સ્થાન નો મહિમા છે આ છોકરાઓ ગુરુકુલના બધા બેઠા છે જ્યાં જ્યાં આપણે ગુરુકુલ શાખાઓ છે ચાંદ્રાયણો કરે એકાદશી ઉપવાસ કરે માઘ સ્નાન કરે જોઈને ટાટ ચડી જાય હમ જુવાન છોકરાઓ આ કોલેજ જેનો હોય તો એકાદશી ના ઉપવાસ કરતા હોય છે હજારોની ગણત્રીમાં દંડવત કરે છે એટલા ગ્રંથો ના પાઠ કરે છે એના એ છોકરાઓ જયારેમાંથી બહાર નીકળીને પછી હોસ્ટેલોમાં જાય છે કે પછી જુદી જગ્યાએ જાય છે ત્યારે ગણા સાવ જતું જ રહે છે ઘટી જાય છે અથવા તો સાવ જાણે સત્સંગ જ નથી એવું થઈ જાય છે પૂજા પાઠ બધું વીસ વીસ પચીસ પચીસ હજાર દંડવત છોકરાઓ દસ પંદર દિવસ કરી નાખે એ કઈ ઓછું આ ભજન નો પ્રવાસ અરે ભાઈ આ અમે ગુરુકુળના દોઢસો સંતો છે એ જે ધર્મ નિયમ ભજન સ્મરણ બધું કરીએ છીએ ને બધા સ્ત્રી ધન થી અલિપ્ત થઈને વર્તમાન પાળી શકીએ છે ને એ આ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળની સ્થાપના કરી એટલે આ સ્થાન ના થાય છે ભાઈ આપણા ગુરુકુલમાંથી ઘણી વાર કોઈ સ્વભાવ વચ્ચે કારણસર કોઈ નીકળી ગયા હોય પછી જે તે સ્થાનમાં એ રહેતા હોય પછી કહેવો કે હવે મહિમા સમજાય છે ગુરુકુલ કે આ સ્ત્રી અને ધનના વ્યવહારો છે જે જે સ્થાનોમાં એમાં બચવું સ્ત્રીઓ સાથે બોલવું નહીં બીજા વ્યવહારો ન કરવા દ્રવ્ય આ બધું ન કરવું બધા ધર્મો ખાવા પીવા બધાથી માંડીને पड़व बहुत कठिन कारण के वातावरण बदा छूट थी रहता है एक क्या टकी मूल हेतु गुरुदेव शास्त्री जी महाराज ना कि एवं वा वातावरण वा मुमुक्ष साधुओं पोता धर्म आचरी ने भजन कर सके एट्ट राजकोट गुरुकुल गुरुदेव स्थापना करी आ हेतु मूल से सत्संग पोषण पढ़ाई है ये आ स्थान में स्वामी नंद सत्या घेर था तरह मुमुखु पहले थी तो एम जीवन घटना है कि जगन्नाथ पुरी रह जता रह रोज जगन्नाथ जी सेवा करें त्याज वसे घर ना तो त्याग कर दीते कहे हम जगन्नाथपुरी त्राम महीना रहो जगन्नाथपुरी तीर्थ नहीं मारे छोड़ी क्यों? मारा मारा मां जे वद्वा है मोड़ी देव मार उल्टा मरा मे सदगुण भजन भक्ति वी ए बढ़ घटवा माँ कारण के त्या वसवाट एवने लगभग भारत न तीर्थों आ दशा है તીર્થોમાં દર્શન થઈ ઠાકોરજી નો લાભ લઈ શકો પણ ત્યાં વસનારાઓની જે જીવન પદ્ધતિ છે એ મુકશું પોષણ કરતા નથી રહી તમને ગમે કે એટલા માટે તમે જુઓ તો સારો બંગલો ફ્લેટ લેવું હોય ને તો તમે લોકેશન શોધો છો ને સારું સારી જગ્યા ગો એમ સારો દેશ હોય ને તો જ આપણી ભજન ભક્તિને સત્સંગ બળવાન થાય જે વિલાસી વાતાવરણ ભોગ વિલાસ આપણા દેશમાં પણ ને પરદેશમાં જ્યાં બધું છૂટું જ છે એટલા હાઈ ફાય સિટીઓ અને નેશન્સ જે છે બધા રાષ્ટ્રો છે શરાબ અને સુંદરીઓની જ્યાં છૂટ છે એવા સ્થાનમાં સત્સંગ રાખવો ભજન કરવું કેટલું કઠણ છે વિચારો હવે આજે તો મોટા શહેરો થયા વિદેશોમાં પણ સત્સંગનું આવન જાવન થયું સ્થાનો થયા એટલે થોડું ઘણું પોષણ મળે છે રાખે છે પરંતુ એમાંય આમાં જેમ કહ્યું એવી રીતે ભજન સ્મરણ વર્તમાન દ્રઢ રાખીને જીવવું એ બહુ દુષ્કર છે અને છતાંય જો એવા પ્રબળ અશુભ વાતાવરણમાં દેશમાં જો જે આવી રીતે અખંડ ભજન સ્મરણ અને વર્તમાન રાખે છે તો મહારાજે કહ્યું पूर्व बहुत संस्कार मृत में श्रीजी महाराजे कहू के ज्याशाओ थी थे कारू न शीशा भरेला पड़ा होस परस दारू पीवड़ता हो जाने बेसे अंत करण आख्ट थी जाए आ देश असर એટલે ગમે તેઓ હોય તો પણ જો એવા વાતાવરણમાં રહે તો એના ધર્માધિક ઘટવા માટે એટલે સારા દેશનું સેવન તો સારા દેશમાં તો છીએ સારા નગરમાં છીએ કે કેમ એ તમારે નક્કી કરવાનું અમદાવાદ કહેવાય સારી સોસાયટી તો ગોતી શકીએ કે જ્યાં આજુબાજુ સત્સંગનો લાભ મળતો હોય એ ન થઈ શકે તો સારું ઘરનું વાતાવરણ તો સારું કરી શકીએ कारण देश स्थान जगह ज्यादा रही है वसवाट में ध्यान राख बीज बात काल विषम थे समय संजोग परिस्थिति परिस्थिति सानुकूल हो तो भजन भक्ति धर्म इन्हें बाधो न आए प्रतिकूल थे जो परिस्थिति तो भजन स्मरण ने धर्मादिक तूट माँ पहली सानुकूलता तो शू के अन्न वस्त्र व्यवहार आर्थिक परिस्थिति रोज धंधा रोजगार बढ़ू बराबर हो ए, खावा होावा कोई तकलीफ न हो अन्न वस्त्र तो मानस भजन सुखे करी करके नहींतर भूखे भजन न हो ही गोपाला रोटला नु भजन करे ठाकुर जी नजन करें भगवान बुद्ध ना एक शिष्य एक जनादेश आप तो કે ભાઈ જીવન આવી રીતનું અણમોલ છે આવી રીતે ધર્માચરણ કરવું જોઈએ આવી રીતે આપણે રહેવું જોઈએ આવી રીતે અહિંસા છે આવી રીતે બ્રહ્મચર્ય છે આવી રીતે અસ્તય છે એ બધું સમજાવતો હતો પણ પેલો તો આમ જેમ બેઠેલો કોઈ પ્રતિભાવ નહીં એટલે ખીજાયો આ કે તું તો મૂળ છો કોણ છો તો એમાં એલ્યો નહીં એમાં ભગવાન બુદ્ધ ત્યાંથી પસાર થયા એટલે આ એમની પાસે લઈને ગયો કે પ્રભુ બેસો ને આ સમસ્યા તો જુઓ કેટલી બધી તકલીફ વાળી છે ભગવાન બુદ્ધ બેઠા કઈ છે કે જીવનમાં આવી રીતે આચરણ કરવું જોઈએ ત્યાંથી તરત ઉભા થયા થોડું ભોજન લઈ આવ્યા પેલા ભોજન કરાયું પાસે બેસીને પોતાના હાથે પાણી પીવડાવ્યું ભગવાન બુદ્ધ બેઠા ભોજન કર્યું તૃપ્ત થયો આંખમાં આંસુ આવી ગયા ભગવાન બુદ્ધ ચરણ પકડીને ડળી પડ્યો પ્રભુ आप जैसे तैयार छू कहता हो तो हूँ संसार ना त्याग कर आप ना शिष्य थी जाओ बस मैंने आपसे ते कई न कहू छ भगवान बुद्धे बहुत सरस बात करी भाई ये भूखो हो पे भोजन जरूर होदेश जरूर नहीं होती બે અઢી સાંજ નું ખાધું ન હોય પછી થાળી સામે આવે ને પછી માનસી પૂજા કરવાની થાય ચલો જમી લીધા પછી હે મહારાજ બૌ દયાળુ છો તમે એકાદશી ના ઉપવાસ એમ ભજન કરું આર્થિક અન્ન વસ્ત્રની તકલીફ હોય આ વિપરીત કાળ છે સમજો બરાબર ચાલતું હોય પણ એમ અચાનક જોજો એ ડાઉન માંડે થવા ધંધો તૂટવા માંડે આર્થિક સમસ્યાઓ વધવા માંડે રોજ સવારે ઉઠીને આવવા માંડે ક્યાં હંતાવું એની પ્રશ્ન હોય એવી માળા કરે रोज माला बदलवा पड़ता हो माला केम करे आ विपरीत काल छे कई रीते भजन स्मरण तूटे ए चर्चा करी छे काल थी। એવો જ વિપરીતકાળ એ છે કે તમે અત્યારે સુખે ભજન કરતા હોય ખાધે પીધે કોઈ તકલીફ ન હોય વ્યવહાર બરાબર ચાલતો હોય જોઈએ એટલે જરૂર ઠાકોરજી આપી રહેતા હોય પણ એમાં કઈક નવો છોકરા ધંધો કરે કે તમે કરો પછી એમાં સંપત્તિ આવવા માંડે આવવા માંડે એટલે બારણા માંથી ના આવે બારયુ માંથી આવે ઉપરથી આવે છતફાડ કે દેતા ખુદાજપ દેતા એ માંડે સંપત્તિ ઉભરાવે પછી લેક્સ ને બધી બીએમડબ્લ્યુ બધી ગાડીઓ મર્સિડીઝ બધી આવવા માંડે હાચીન ખોટી આવવા માંડે પછી પૈસા વાળો નવરો થાય आ बीजो विपरीत काल पेलो ओी सक आका तो कारण पीछे प्रवृति वाला अति प्रवृत्ति गई अ पैसो आ गति आई गई गुनातीतानंद स्वामी किए अ गामे के उत्सव समय से कथा वर्ता नो दर्शन लाभ थे आज तो स्वामी आट खर्ची नहीं पैसा नहीं क्या आट भाड़ू તો સ્વામી કે ગણાય ને છે તો એને કહીએ કે આવજો તો કે આવું તો ઘણું છે પણ નીકળી શકાતું નથી બે પ્રકારના વિપરીત કાળ છે અને જે બધા બહુ મોટા બધા સંપત્તિની પાછળ પડીને ધંધા વ્યવહાર કરનારા છે એની દશા તમે જોવો છો ઓહો એના માટે એક જ દ્રષ્ટાંત લાગુ પડે કયું કૂતરું એને આ બરાબર માથામાં ગારું પડે અને પછી એમાં જીવડા પડે અને એ પછી જેવું ગૂંફળ્યું ખાય નહીં દવા ઉપર દવા એક જણા ની પત્ની દવાખાને લઈ ગઈ ડોક્ટર ને કીધું કે સાહેબ આ છે ને આ ઊંઘ માં બબડે છે બહુ મારો ધણી એટલે ડોક્ટર કે એમાં શું હું ગોળી આપીશ એટલે બબડાટ બંધ થઈ જાય તો કે બંધ નથી કરવો તને તમે એને એવી દવા આપો શું બોલે છે મને સમજાય તમે લોકો નિરાતે આઠ વાગે કેમ ઘણા ઉઠનારા છે પણ બહુ જે પૈસા હોય છે ને એ તો પાંચ વાગે એમ ગયા હોય હા બહુ વર્ક કરતા હોય પૈસા વાળા કોઈ સત્સંગમાં આવવા નબરા નથી ગાય આટલો બધો પૈસો આવ્યો એનાથી વિપરીત કાળ કયો કહેવાય કે જેના માટે મનુષ્યનો દેહ મળ્યો એ ભગવાનનું સ્મરણ કરવાનું સત્સંગ કરવાનો સેવા કરવાનું જેને સમય નથી મળતો આના જેવું મોટું દુર્ભાગ્ય કેવું પૈસા વાળા ધંધા વાળાને રવિવારે ચાલુ હોય બોલો અમે ઘણા કહીને સભામાં આવી તો કે સ્વામી રવિવારે જ જમાવટ હોય શું કરીએ રવિવારે જ બધું થાય રામ જયારે સુખે મંદિરમાં ભજન કરતા કઈ નઈ હાલી ને મંદિર આવતા આજે ગાડીઓ છે ને પાંચ મિનિટ લાગે તોય હું કતો બાજુમાં ધુવીયો જાય અંદર નહી આવે કેમ બહુ ઉતાવળ બહુ છે ઉતાવળ બહુ છે ઉતાવળ છે ઉતાવળ બહુ છે गम्मेटली उतार जाजरू जाम थी जाए नहीं करव नहीं पैसों दे तो एट्ले सत साहित्य महु संपत दे भगवान ने प्रार्थना केवी करी भाई के, संपत दे तो समझ देर संपत पाछी ले संपत्त दे समझ न दे एवं बेधक्का न देका बे थे एक तो संपत्ति आई एनो धक्का दीध समझ न दीधी एन धक्का मारो संपत्ति आए तेरे धक्को मारे मोढ़ु कई बाजू है जीती संपत्ति आए धक्को लगे तेरे मोढ़ संपत्ति बाजू हो तो उल्लीन संपत्ति वीयो जाए અને સંપત્તિ આવી હોય ને ત્યારે મોડું જો ઠાકોરજી બાજુ હોય તો સંપત્તિ ધક્કો લાગે પણ સંપત્તિ સહિત ઠાકોરજી પાસે આ સમજણ આઈડિયા છે સંપત્તિ રાખવી કોઈ પાપ નથી કમાવું પાપ નથી અમારી કેવું જ પડે નહીં આ બધું થાય નહીં ના ના જરૂરી જ છે ને પ્રવૃત્તિ તો જરૂરી છે સંપત દે તો સમજણ દે એવી સમજણ અને પૈસો કમાવો કે રાખવો એ કોઈ પાપ નથી વિનિયોગ મહત્વનો છે પૈસો આવે અને ભજન સ્મરણ થાય તો એ પૂર્વનો ભારે બળિયો જીવ છે નહીતર સુખમાં સાંભળે સોની ભાવ ભાવ વધી ગયા છે ને કલેક્શન કરી લો સોનાનું કા વેચી નાખો ઘરણા ગળાઓ ચલો ચલો ફાર્મ ફરવા જાય મહેસાણા પાર્કમાં જઈએ બાપા માં પડો પડો પડે પડે પછી બધા નીકળી જાય પણ બાપા નો નીકળ્યો છોકરા કે હવે તો નીકળો ઘરે જ છે તો મારે નીકળવું છે પણ ચડી ગયા અને ક્યારની ટાઈટ ચડી ગઈ છે પણ આ ગુમ થઈ ગઈ છે જોડિયા भोग साबरे ये पाप छे, है भगवान सांभरे सत्संग साबरे धर्म नियम पाठ साज कहे पूर्व बहुज बीव नहीं तर आमा टक्कर लाइ सके संपत्ति होपत्ति नो प्रभाव सारो नहीं संपत्ति ना अभाव सारो नहीं બંને વિપરીત કાળ છે સંપત્તિ પ્રભાવ તો પેલા તમાર પૈસા આવે દંડવત નહીં કરે કેમ ઈસ્ત્રી બગડી જાય ડોંગરજી મહારાજ કેતા કે નર કપડન છે ડરત હે કપડા ડરે છે નર એટલે માણસ નર કપડન છે ડરત હે પરંતુ નરક પડન છે નહીં ડરથે હું ઠાકોરજી ને દંડવત પ્રણામ નહીં કરવું આશીસ નહીં નમાવું તો હું નરકમાં જઈશ એનો ભય નથી કપડા બગડી જાય છે તને લુકિંગ નથી ઘણા ને તો ઠેકાણું ન હોય અને પાછું ઇનસર્ટ ના બધું કરે ખપાટી ઉપર ટીંગાઇડે હેંગર માં એવા લાગે એના કરતા ન કરે તોય રૂડો લાગતો હોય હવે એને એમ કે બધા કરે એટલે આપણે કરવું જ પડે પછી હાલે આલે જયારે મોકોડો દોડ્યો જતો એવું લાગે પ્રભાવ આવે સંપત્તિ જો પ્રભાવ થાય તો પેલું શું થાય અહંકાર આવે પછી એને એમ થઈ જાય કે હવે આ તો સત્સંગમાં મારા કોણ બધું જાણે છે હું જ સમજુ છું સાધુ શું ખબર પડે એ તો બધામાં કહેવાય ત્યાં જઈને શું છે આ સત્સંગ આ સંપતિનો નો પ્રભાવ છે એટલે શ્રીજી મહારાજે લખ્યું કે રાક હોય ખાવા ન મળતું હોય પછી પૃથ્વી રાજ્ય આવે તોય પણ એવો ને એવો ભગવાન અને સાધુ અગર દિન આધિન રહેતો એ ભગવાન પરમ કૃપા પાત્ર છે પણ આંટી ન ચડે એવો મળે સત પ્રભાવ ખતરનાક છે એ વિપરીત દેશ છે સંપત્તિનો અભાવ પણ વિપરીત કાળ છે પૈસો ના હોય પણ ના પડે ભાઈ ગરીબ કુટુંબ હોય બીમારી હોય આવશ્યકતા હોય હાથ લાંબો કરવો પડે તેવી કેટલી ઘટનાઓ ઘટતી હોય છે પછી એ ગરીબ એને જેને મદદ કરી હોય એનું બધી રીતે શોષણ કરે બેનો દીકરીઓનું શોષણ કરે જાતિ શોષણ કરે છતાં કોઈને કહી ન શકાય બોલો અભાવને લીધે ધર્મ પણ ગયો હે ને खानगी सलाह दी तेरा दीकरा ने अपने कहू ने यह रीते जो संस्कार पावा चुकी गया हो सत्संगी रंगे रंगवा चूकी गया हो અને જો તમે તમારા દીકરાઓની દાન જ ખોરા ટોપરા જેવી છે એ જાણી ગયા હોત થાવું છોકરાને દઈ દેતા નહીં નહીતર વિપરીત કાળ થશે ખવડાય નામે બધું આપણા જ ગગા છે ને હવે આપણે જીવીન શું કરવું બધું છોકરા હા કમાયા છે મને કે તમે સ્વામી કેમ રો મેં કીધું તમારા દુઃખે હું રહું આપડે બે રોઈ કોક છાના રાખવા ત્યા અરે સામી સાંભળો સાંભળો મેં બધું મારા છોકરા ને દઈ દીધું આજે હું ડોસો ડોસી બે છે મારો બે જણા નહીં નીકળી જાવ સ્વામી હું બીપીને ટાંટિયા દુખે એની દવા સ્વામી મારે શું કરવું મેં કીધું હું શું કરું તમે એવી જગ્યાએ આવ્યા છો શું કરું પણ લાખોપતિ વાળા પાસે જાવ તો વળી તમને કઈક દુઃખ ના જોડા ખોટું લાગે સાચું છે સાચું છે ભલે શ્રીજી મહારાજે શિક્ષા પત્રી માં જોવા ને લખત કરવાનું ઘણા ઘણા બહુ ઊંચી ફિલોફી ચડી ગયા ને એ બધી ક્યાંક સજાના સમય આ લખ્યું છે ને એટલું ખોટું છે કે ની સાથે પણ લેખિત વ્યવહાર કરવો અરે તો વિશ્વાસ મોટી વાત છે લેખિત કર્યા વગર છોડતો બોલતા શીખી જાય એટલે પછી શાસ્ત્ર જાય હું જ જાણું છું એટલી અકલ તુંબડામાં ન આવે લખનારો આ લખનારો કોણ છે મારા તમારા કરતા બુદ્ધિશાળી છે એટલે ટાંક મારી હું મારી બુદ્ધિ કરીને સાર ગ્રહણ કરી દેવાય મૂડી રખાય આપીને પછી પસ્તાય છે પછી હું પૂછું કે બીજું કઈ રીવ તમારી પાસે મારી પાસે મકાન છે મને કેમ ના ના અમે કીધું રાખજો છેલ્લી બાકી મકાન અમને દેજો તો અમે તમને રોટલા દેસુ કેમ શીખે દાદા હતા કબૂલું કર્યું કે દીકરા દીકરી તમે રાખજો સુખેથી રેજો અમને નડતા નહીં એક વાણીઓ ને જંગલમાં એને અદભુત દ્રશ્ય જોયું અદભુત દ્રશ્યમાં શું રીંછ અને દરબાર દરબાર તો ઓળખાય જાય એ બથો થેલા કાન પકડી લીધા મૂળ હું રીંછાર તો બળુ કઈ કોમ અને સુરિર જાતિવાળા મરે પણ પાંચને મારીને મરે એમને ના મરે એટલે મારી ના મારે જાવું છે એમ ના જાય એ રીંછ જેવું હામે આવ્યો એટલે કાન પકડી લીધા પકડીને એવું મચકાયે સિંહ રીંછ ને ખબર ન પડી કે આ પ્રાણી છે આવો એટેક તો હકીકત માં બહુ તમારે નિકલ નિકલ જ તું મારે આથી ભાખરી લઈ કરી લેશે હવે તારી મા તને હશે તારો બાપ હશે ખબર ન પડી કે આ ક્યુ છે અને એમાં એવું ગભરાઈ ગયો એવું ઢીલું પાડી દીધું દરબાર મૂકે કઈ ભાઈ તે ઓલું બિચારું હવે એમાં શું થયું કે દરબાર છે ને કઈક કોક પાસે લાવ્યા છે મારી પીટી ને લાવે બીજું ચલણ હોનાની મુદ્રા સુવર્ણ મુદ્રા સિક્કાઓ ચલણ એ ખિસ્સા માં ભરેલું ઈ ઉછળે અને ધક્કમ ધક્કીમાં પડે એ ઓલા રીંછના છાણ અંદર મિક્સ થાય અને બધું રગદોળાય પણ હવે આમાં મૂકવું લેવું કેમ એમાં ઓણિયો લોભી નીકળ્યો એને જોયું કે આ શું છે આ શું છે અરે આ તો દિવ્ય રીંછ છે અને વાણિયાની ડાઢ ના ડગડ વાણી કીધું દરબાર તમે બહુ લઈ લીધે મને લેવા દો તો કે મને કોઈ વાંધો નથી આપડે તો પરમાર થી જીવસી હું તમને આ રીંછ સોંપુ જેટલી નીકળેલી તમારી આ તો અચાનક મને જંગલ માં મળ્યું હતું ભગવાન ની મહેરબાની પાણી એક વાત છે મેં જેટલી કાઢી છે મારી મહેનત ની છે ભેળી કરીને મારા ગજવા માં ભરી દે પછી તું રીછમાં સોના મોર કાઢેરાય એ ભરે નાના ખિસ્સા નાખીને વાણી કે લેજે પકડજે એ પકડાયું ઓ ને રીછ બદલી ગયું ભૂખ્યું તો થઈ ગયું તું વાણીનો શિકાર થઈ ગયો પેલો વયો ગયો એમ ભાઈ ટાણું થાય ને એટલે બધા રીછ ના પકડાવી દેવા છોકરાઓને બધાને બરાબર તમે જે સોના કાઢી હોય ને એ લઈ લેવાની એટલે તમારે વાંધો નહીં એટલે ખાવા ન મળે વૃદ્ધાવસ્થા થઈ જાય પૈસો ન હોય એ વ્રદ્ધ નેજન બધું કરો દવા પીડતી હોય શરીરના રોગ પીડતા હોય હાય ભજન તમે કયો છો થાય એ તો છોકરાઓ આમ સેવા કરતા હોય ત્યારે એને ગળગળા થઈ માળા ફરતી હોય એમ થાય કે એ ભગવાન તમે કેવી દયા કરી છે એ દૂધ પાણી માગી અને દૂધ આવે છે आओ थाएचे। भजन सुखे थे शरीर विपरीत काल आर्थिक समस्या अंत जल आशरानी समस्या पच्छी थे पी विपरीत काल ये भाई शरीर साजु नरव ने तो भजन स्मरण भक्ति बद હવે રોગ એક પછી એક મુલાકાત લેવા માંડે ને પછી રોગ ની રિપોર્ટ પીડા ની અંદર પછી હજન કેમ થાય અમારે પનવેલ દયાળજી બાપા એના ઠાકોરજી અત્યારે બાલ સેવા કરે છે બઉ સારા હરિભક્ત પનવેલ ના એ દયાળજી બાપા હરિકૃષ્ણ મહારાજ ઠાકોરજી લાલજી મૂર્તિ સાધુ રાખે સેવા પૂજા કરે અવસ્થા થઈ પછી સેવા બધી એટલે પછી વાત મારી એક કેવી છે કે એમાં અહીંયા હતા ને આપણે તો સેવા બધા કરતા ભક્તોનો મહિમા છે એમાં થોડે બીમાર થયા હોસ્પિટલમાં દાખલ કર્યા એમને એટલે પછી સંતો બધા જોવા જાય ભક્ત સારા આપણે સેવા કરાવતા હોય સંતો સંસ્થા બાલ સાહેબ ને બધા એકવાર ત્યાં દિવસમાં રોજ એક બે વાર જાય તો ગયા પણ એક તો એ જેવા ત્યાં ગયા એટલે દયાલજી બાપ એટલે બાલસાહે સંતોને એમ કે ભાઈ આમને કંઈક સેવામાં કચાશ હોય કઈ ડોક્ટર સરખી ટ્રીટ નો થતી હોય કે કઈ ઓછું લાગે એટલે આશ્વાસન આપ્યું કે હોય તો કયો શું તકલીફ શું કામ રડો છો કે એવું કઈ નથી સ્વામી ઓ તમે બધા સેવા કરો છો તો મને દુખ એ છે કે આટલી પીડામાં હું ભગવાન નું સ્મરણ નથી કરી શકતો અત્યારે આટલી પીડા એ જો વૃત્તિ તૂટી જતી હોય તો બહુ મોટી માંદગી આવશે ત્યારે મારું શું થશે ભજન સ્મરણ કરવું હોય તો થાય આ બધી જ પરિસ્થિતિઓ કાળની છો સમય ફરેને શરીર સારું હોય તો એ બેસી લેવાય ત્યારે બેસાય પણ આગળ કઈક તકલીફ થવા માંડે તો रोग आद्धावस्था विपरीत काल विपरीत काल प्रिय स्वजन घर नृत्यु पावे बोलो चित्र विक्षेप थे भगवान न साबे એટલે ભટજી કથા કરતા હતા એક જ ડોસી છે આંખમાં આંસુડાતા હોય બે ત્રણ દિવસ થયા ને એટલે ભટજી એ પછી માજીને પગે લાગ્યા હોય કે તમે કથા જેવી સાંભળો છો ને એવી તો કોઈ નહીં હોય તમારા જેવી આ હા શું રસ તો કે હું એમાં કઈ સમજું નહીં તો આ તમે જે પોથીમાં પથરણું લે આવ્યા છો ને એવા ભાત મારી દીકરી ગગુડી ચુંદડી પહેરતી ગુજરી ગઈ છે આ હું જોઉં મને ગગુડી સાંભળે છે અને મને આંખમાં પાણીની ધાર થાય છે સત્સંગમાં બેસે તો પણ આ વિપરીત કાળ છે સ્વજન વયુગ્યું છે એ સાંભળવાનું છે વિપરીત કાળ ચાલી વર્ષ થઈ જાય લગ્ન નો થાય ભજન ન થાય આ બધી વાસ્તવિકતા હું તમને કઉ છું થાય અરે ભજન કરો તો શું થાય આપડે બધું થાય તો મારે લગ્ન કરી દુ વિપરીત કાળ છે એને ભગવાન ના યાદ આવે એને તો બીજી ગૂંફળીઓ ફરે ભાઈ સાનુકૂળ હોય નોકરીતા ને નોકરી છોકરીટા ને છોકરી છોકરા ટા છોકરા એ બધું આયલું જતું હોય ને તો બસ બઉ લેર છે એ જરાક આગુ પાછું થાય વિપરીતકાળ છે થોડા વર્ષ પહેલા બે ચાર વર્ષ પહેલા એક જૈન ભાઈ વૃદ્ધ દાદા પાસઠ વર્ષના મન મળવા આવ્યા એમણે મને વાત કરી સામે હું નિવૃત્ત થયો મારી એકનો એક દીકરો પાંત્રીસ વર્ષનો બધો વ્યવહારી સંભાળે હું તો બસ ધ્યાન ભજન સ્મરણ કરું રડવા બની નાખે અકસ્માતમાં મૃત્યુ પામ્યો સ્વામી અકસ્માત મારી શું દશા થાય તમે કલ્પી શકો છો હું મરી જવાનો હતો પણ હું તમારી પાસે કેમ આવ્યો જો હું કોઈ આત્મશ્લાઘા નથી કરતો મારા પ્રસંગ મને યાદ આવ્યો હું તમને કહું છું હું તમારી પાસે કેમ આવ્યો કે હું એટલો બધો ભાંગી ગયો હતો હું જીવવાનો જ નહોતો હું આ દુનિયામાં ન પણ મને એમાં તમારા કોઈ સત્સંગે મારી આવી દૂરદશા જોઈને મૃત્યુ ચિંતન પ્રવચનની કેસેટ આપીને મેં સાંભળી બસ સાંભળતો જ રહ્યો સાંભળતો રહ્યો મને એટલું આશ્વાસન મળ્યું સ્વામી હું આ જીવતો રહ્યો આજ હું તમારી સામે બેઠો છું એ મૃત્યુ ચિંતન પ્રવચન સાંભળી હું તમને મળવા આવ્યો છું એક વાત એ છે કે સ્વામી મેં સહન તો કરી લીધો ઘા પણ હવે મારે આ નિવૃત્ત સમયે આ બધું સંભાળવું હવે મારા સ્મરણ ધ્યાન ભજન એની કેવી રીતે જાળવણી કરવી મને મને એમણે એમ પણ કીધું કે અત્યાર સામે કહેતા હોય તો તમને પચાસ આપતો જાઓ તમે એક એવી બીજી મૃત્યુ ચિંતનની કેસેટ બનાવો પ્રવચન અમારે થોડુંક મને એમ છે કે અમારે જૈન ભાઈઓ લાભ લે આમાં થોડુંક સાંપ્રદાયિક હોય એટલે હું તો બધું સમજી શકું બધાને થોડુંક પેલું લાગે એટલે તમે એવી રીતે થોડુંક બધા ધ્યાન સ્મરણ ભજન કરવું કેમ વિપરીત કાળ થયો મોભી વયો ગયો લેવો બડો દોડવું પડે નિવૃત્તિ સમયે ખેતરે આંટા મારવા મળવા પડે દુકાનો સંભાળવી પડે વ્યવહાર સંભાળવો પડે હરીદી કરવા જવું પડે પગ ચાલતા ન હોય શું કરો સુખે મંદિર માં બેઠા હોય જોતરાય જવું પડે આ વિપરીત કાળ નથી દશા ફરી જાય અરે સામાજિક ઉથલપાથલ થાય રાજકીય ઉથલપાથલ થાય યુદ્ધ ફાટી નીકળે હૂકંપ થાય દુષ્કાળ ફાટી નીકળે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આ બધું ફાટી નીકળે કોમી ફાટી નીકળે એમાં સપડાઈ જાય આ ઇન્ડિયાનું પાકિસ્તાનનું પાર્ટિશન થયું ત્યારે કેટલી મુસ્લિમ પરિવારોની અંદર આપણી હિન્દુ દીકરીઓ રહી ગઈ એને ધર્મ રીએ વિપરીત કાળ છે એ સમજે ને તો બહુ મજા છે આ શું રોજ હાથ ને એ એટલું જ નથી આખી કુદરતની સાયકલ છે શું છે એની કેમેસ્ટ્રીનું વિજ્ઞાન કે સુવાના સામે સુઓ જાગવાના સમયે પ્રાતઃ કાળે જાગી જાવ જો સમય સાથે ચાલો ઉષણ કાળે પ્રાતઃ કાળે જાગવાના સમયે જાગી જાય ઉઠવાના સમયે ઉઠી જાય ઊંઘવાના સમયે ઊંઘી જાય જમવાના સમયે જમી લે ધંધાના સમયે ધંધો કરે ભજનના સમયે ભજન કરે આવી રીતે જે કાળ ગોઠ્યો છે ઠાકોરજી એ પ્રમાણે જે વર્તે તો સ્વાભાવિક ભજન થાય અને સ્વાભાવિક સંયમ નિયમ પણ પડે પરંતુ પછી રાતના ઉજાગર જ્યાં ત્યાં ભટકવું પછી ધર્મ નિયમો તૂટવા માટે મારા રાજ્યમાં અનાચાર બહુ વધી ગયો છે તો ભગવાન બુદ્ધે અશોક બિંબિસાર ને એટલું જ કહ્યું કે રાતના જેટલા બને પેલા પહોંરમાં બધાને સુઈ જવાનો આ ઢંઢેરો પીટી દો એને બધા જ પાપાચારો ઘટી જશે અને ખરેખર વ્યા ને એમ પેલા લાગ્યું કે આનાથી શું ફેર પડે પણ ઘણો ફરક પડે એટલે સમયે સમયે ઊંઘીએ સમયે ભોજન કરીએ સમયેસ્ટ્રી ઓળખવામાં આવે તેમજ કાળ બીજો પવિત્ર પર્વો મકર સંક્રાંતિ જન્માષ્ટમી રામનવમી આ બધા પર્વો છે શિવરાત્રી એ પર્વો એમાં જેટલું ધ્યાન ભજન વિશેષ થઈ જાય એકાદશી જેવા પર્વોમાં એનાથી જીવ બળ્યો થઈ જાય પરવોના દિવસોમાં કરેલા જીવ જેટલો બળ્યો થાય છે એનાથી વિપરીત વર્ત્ય છીએ સૌથી મોટો વિપરીત કાળ બીજા નડે કે ન નડે એ તો ડિપેન્ડ હસર સાપેક્ષ છે પણ સૌથી વિપરીત કાળ યુવાની આવે છે આ વિપરીત કાળ છે તખાર જેવી જુવાની આટા મારતી હોય આવતું જો બન દુઃખ અનંગ દે દુઃખ દે ગણું આવતું જો બન અનંગ એટલે કામદેવ દુખ દે ગણું યુવાની નો કાળ બહુ ભૂંડો છે બચપણ માં ભજન થાય યુવાનીમાં એક સાધુ હતા ઝાડ ને નીચે બેઠા બેઠા પોતે મનને સમજાવતા મન સાથે વાર્તાલાપ કરતા અને મન સાથે વાર્તાલાપ કરવો ને એ સાચો અને સારો સત્સંગ થયો આ સીધા સાંભળ્યું હોય ને પછી મન સાથે જે આપણે કરીએ ને એ જ સાચો સત્સંગ સાધુ બેઠા બેઠા એને મન સાથે વાર્તાલાપ કરતા હતા બોલે જાતા ક્યા બતાવું ઓહો અગલી પીછલી ભી અછી લેકિન બીચલી કોચલી કોચલી બહુ જ ખતરનાક હવે ત્યારે બન્યું થોડે છેટે કુવો છે ત્યાં પાણી ભરવા બહરા આવે એમાં રાજપૂત પરિવારની ત્રણ જુવાન દીકરીઓ લાઈન પાણી ભરવા આવે ને સાધુ આંખ્યો મીચીને બોલ્યા રાખે અગલી બી અછી પીછલી બી અછી મારું રાખતો આંખીજી આંખી બગાડે છે આ દીકરીઓ જે હાલી ઓજી કેતો અગલી બી અછી પીછલી બી અછી લેચલી કોંડા માર્યો લાકડો ને ખુલી ગયું ક્યાં હે ભૈયા ક્યુ મારતો અરે તમે આંખ બગાડો છો આવી રીતે આવશે અચ્છા અચ્છા સમજ ગયા સ્મરણ ક્યા તો દંડા પડે આ જવાની નો કાળ છે સારંગપુર નું અઢારમું અંત્યનું બાવીસમું વચના મૃત માં શ્રીજી મહારાજે કહ્યું કે જુવાની છે દરિયા જેવી છે ગુણાતીતાનંદ સ્વામી કે છે જુવાની જાળવી કઠણ છે પરંતુ આ બે વચના એમાં શ્રીજી મહારાજે બતાવ્યું કે એક આહાર વિહાર એમાં બધા સંયમ પાળે સારા સાધુનો જોગ રાખે ત્રણ વાત કરી આહાર વિહારમાં સંયમ રાખે સારા સાધુઓનો જોગ રાખે અને ભગવાનની નામ સ્મરણ આદિ નવધા ભક્તિમાં સમય વ્યતીત કરે તો જુવાની રૂપી સમુદ્રને આ તરી જાય છે આ દેશકાળ છે ને વિપરીત થાય ને ત્યારે ભજન તૂટે ધર્મ તૂટે એટલું જ નથી भगवान नाम में सत्संग भगवान में सत्संग सेवा श्रद्धा डगी जाए आटलू आटल करू तो, तो आ तो पे आ धर्म पड़वा अर्थ शू आ भजन करने अर्थ शू आधु दान पुण करने अर्थ शू श्रद्धा डगी जाए आ बद जीवन में आज थाय थोड़ा वक्त पे मेला तो मैं कीधु ते पूजा पाठ हाथ बद बहु कर भगत बहु भजन कर હવે નથી કઈ કરતો કીધું ક્યાં મશીનમાં આંગળી કપાઈ ગયું બુટી થઈ ગઈ છે આંગળું કપાઈ જાય આપણે હંગેલું મૂકી દીધું મેં કીધું ભાઈ રક્ષણ કર્યું ત્યારે ટેરવું જ કપાણું કપાઈ જવાનું હતું મને કહીએમ મેં કીધું મને દિવ્ય દ્રષ્ટિ દેખાય છે શું વાત કરો મેં હા હા કાંડામાંથી વિયોજાત કરો શું તું મને કહેવા થઈ શકે હોય એવું મળજન કરવા શરૂ કરીએ વિશ્વાસ મહિમા કાળ છે સમય સંજોગ પરિસ્થિતિ એવા વિપરીત કાળમાં આ બધું રોગ મૃત્યુ અન્ન ખોટ સામાજિક ઉથલપાથલ એવા બધી જ પરિસ્થિતિઓ હોવા છતાંય જે શિરવાણી આના ગીગા દાધલની જેમ જે ભગવાનને ભજી રહે એ તો પૂર્વનો મહાબળિયો જીવન મુક્ત પુરુષો એથી થાય બાકી થાય નહીં તૂટી જાય બલબલા ક્રિયા દેશકાળની ક્રિયા ક્રિયા એટલે આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ આપણે જે કર્મ કરીએ છીએ જે એક્ટિવિટી કરીએ છીએ એ બધી ક્રિયા છે તમે જુઓ સવારે તમે ઉઠો ને એટલે છત્વગુણ હોય મનના વિચારો બધા સમી ગયા હોય મને એકદમ શાંત હોય અને ભજન સ્મરણ પૂજામાં કરો એવા લાડથી ભજન પૂજન સ્મરણ માળા બધું થાય હ એ બધું સંકેલો અને જેવી પ્રવૃત્તિમાં ચડો ધીમે ધીમે હં ક્યાંય ભજન સ્મરણ ઉડી જાય નહીં એ વિચાર આવતા હોય હો કે હવે તો બસ આવું ભજન રાખવું છે અને ધર્મ નિયમમાં ક્યાંય કાચું પડવું જ નથી છેલ્લો જન્મ કરી લેવો છે માનસી પૂજા યાદ નો આવે કયો હા હેવા ગોથા ખાય અને સંયમ નિયમ તો વાત જ નહીં બધું તૂટી જાય હવે જેવા મંગળ વિચારો હોય બધું પ્રવૃત્તિ ભરખી જાય છે આ ક્રિયા ભરખી જાય છે के सचोट श्रीजी महाराजे आ देश काल क्रिया बचनों मूक्या है आ भजन तोड़ी नाखे ओा में ओछू आ वचनामृतर ध्यान अपने तो आ वचनामृत टपटपटे वाची जाए जा। प्रवृत्ति खाई जाए कारण के बे ऑपोजिट है जो भजन संयम निम धर्म ये अंतर्मुख तो पड़े प्रवृत्ति मूँ बहिर्मुख तो थे એક્સ્ટ્રોવર્ટ ઇન્ટ્રોવર્ટ બહિર્મુખ થવું એટલે રજોકુંડ ધારણ કરવો રજોકુંડ એટલે પ્રવૃત્તિ થાય નહીં અને પ્રવૃત્તિ કરીએ અસર થાય એટલે ચિત્તમાં વિક્ષેપ થાય ચિત્તમાં વિક્ષેપ થાય એટલે ભજન સ્મરણ અને ધર્મ નિયમ સંયમ નિયમ ઢીલા પડી જાય હવે કરવું ખૂબ કારણ કે પ્રવૃત્તિ કરવી પડે દુકાને જવું પડે વ્યવહાર સંભાળવો પડે હું ખાવ શું વ્યવર કેમ ચાલે પાંચ જણા મળવા કુટુંબ ના સભ્યો આચાર સાચવવા પડે બોલાવવા પડે ની લોકો કોઈ વચના ભાગવત ની કથા કરવા નથી આવતા એની કથા કરવા આવે અને એમાં કોઈ ભજન સ્મરણ થાય વાતમાં માલ નથી બોલતા એના બધા સાંભળીને આપણે અંતકરણ તપી જાય અને છતાંય કર્યા વગર છૂટક્યો છે બોલો ભાઈઓ તો હવે કરવું શું કરવા જાય તો આમ થાય છે ન કરીએ તો ક્યાંય ના રહેતા નથી હા એટલે એવી કઈ કળા શીખી લેવી પડે કે પ્રવૃત્તિ કરીએ છતાંય અસર ન થાય કળા શીખવી પડે જેમાં ડુંગળી ખાવાની મોજ માણી છે એને ખબર છે આ કેમ પેલા સત્સંગી ના હોય એટલે એના ભજીયા ની બધી વાડીઓ તેલના કળાયા મૂકીને જમાવટ કરી હોય સત્સંગી થી હોય પણ એ જે ડુંગળી છે ને એને જે ફોલો ને તમે ફોલો પાણીની ધાર થાય એ તો બધાને લગભગ ખબર હોય ને ડુંગળી ફોલે પાણીની ધાર થાય જોઈએ ખાવી છે ડુંગળી તો ખાવી છે તો ફોલવી પડે ફોલો એટલે આંખોમાં પાણીની ધાર થાય પણ એક જ કળા છે ડુંગળી ફોલે રાખો ને મોઢું આમ રાખો બોલો આમ રાખો ને ડુંગળી ફોલે રાખો દડા દડા ટીપુ નો આવે પણ હવે તમે મરત થઈને આમ કરો તો શું થાય હામે હામે તાકી રહ્યો તો રોડ આવે ક્રિયા કરવા છતાં વિમુખ રહેવું એ આ કળા છે પ્રવૃત્તિમાં સાંભળતા હોઈએ છતાં ને સાંભળવું દેખતા હોઈએ છતાં ને દેખવું ચાલતા હોઈએ છતાં ને ચાલવું વ્યવહાર જાળવતા હોય છતાં ને જાળવવો આ કળા છે બહુ અઘરી છે અને આની અંદર તો આખો સુફી વાદ પીડ્યો છે જેને અવેરનેસ કહેવામાં આવે છે પણ એક પ્રસંગ કહું ગાંધીજી ને રવિન્દ્રનાથ ટાગોર બેઠા હતા તો રવિન્દ્રનાથ ટાગોર કવિ છે સંવેદનશીલ વ્યક્તિ છે વિદ્વાન છે અનેક વિષયો ઉપર જુદી જુદી વાતો કરે પણ વાત કરતા કરતા બહુ ખાસો સમય લીધો છેટે ખ્યાલ આવ્યો કે મે આ મહાત્માજી જેને આખા ભારત દેશનું કાર્ય પડ્યું છે ને મેં બહુ એમનો સમય બગાડ્યો ધ્યાનથી સાંભળજો મેં આનો સમય બહુ બગાડ્યો એટલે માફી માગી બાપુ મેં તમારો સમય બહુ બગાડ્યો ગાંધીજી કહે જો ટાગોર તમે તો શું દુનિયામાં કોઈ મારો સમય બગાડી જ ન શકો कोई एवं मारो समय बगाड़ी सके हा हूं धारू तो बगड़े बाकी मारो समय कोई बगाड़ी न सके शू कहवागो छ हाँ तब बातों शुरू करी ए मैं रेटियों खोली का शुरू कर અને બીજી વાત તમને ખબર નથી મેં કાંચતું જ નથી એની સાથે સાથે મેં મારા રામના નામ છે એનો જપ કરી રાખ્યો છે એમાં સુરતા જોડી રાખી છે એટલે મેં સમય બિલકુલ બગાડ્યો નથી મારો કર્મયોગ પણ થયો છે અને ભક્તિયોગ પણ થયો છે તમને એમ છે કે આ બાપુએ બધું સાંભળ્યું સાંભળવા જેટલું સાંભળ્યું છે બાકી હું તો રામનું નામ લેતા લેતા કાંચતો હતો દુનિયામાં મારો કોઈ સમય બગાડી ન શકે આ સુફી ગાંધીજીનો હતો આવો જાગતો પુરુષ હતો આચાર્ય રજનીશ જે ભગવાન ઓર્ષો અત્યારે કહેવાય છે ગુજરી ગયા છે પણ એમણે એના પ્રવચનમાં કીધેલું છે પુસ્તકમાં લખ્યું છે કે એ ક્યાંક એ બાજુ જબલપુર બાજુ ગાંધીજી આવ્યા છે ત્યારે એ આ જુવાન અને ગાંધી વ્રત એને દર્શને ગયેલા મળવા પણ એમણે જે લખ્યું છે આ તો મહાખોપડું વિચક્ષણ મહાપુરુષ રજનીશ એટલે પણ એમણે કેવું પડ્યું મેને ગાંધી કો દેખ મે જબ ગયા તબ ગાંધી ભોજન કરે પરંતુ ભોજન એ કરે મા પૂરી દુનિયા શાંત હો ગઈ હોધી કે લી ભોજન હિ માનો બ્રહ્મ હો ભોજન હિ મા બ્રહ્મ હોય બ્રહ્મ કે સાથ સંવાદ કરતા હોય ભોજન કરતા મેં ગાંધી કોની આંખો દેખા પામી ગયો છે રામ બોલી શકે પ્રવૃત્તિ કરે છતાં પણ પ્રવૃત્તિથી નિર્લે એને જ ગીતા યોગ કર્મ સુ કૌશલમ કહે છે યોગ એટલે શું કે કર્મમાં કુશળતા કુશળતા એટલે ઘણા લોકો સમજ્યા વગર એમ કે છે કે આ સૂત્રમાં થોડો ફેરફાર આમ કરવાનો કે ક્રિયા કરીએ એમાં જે યોગ એવું તો પછી કુશળતાનો અર્થ થઈ જાય છે દ્રષ્ટાંત શું આપે કે ખિસ્સા કાતરું છે એ પણ ખીસું કાપવામાં કુશળ છે એટલે શું આપડે એને યોગી કે શું કુશળ છે ભરી કોર્ટમાં એક પોકેટ મારે બતાવી આપેલું ને બધાની વચ્ચે એવી રીતે ખિસ્સું કાપી લીધું ને તોય જજને ખબર ન પડી જજ કે ત્યાં કાપુ કઈ રીતે સો કે સાહેબ શીખવાડવાની ફી થાય तो यू आ कुशलता से तो आप योगी कही बात नहीं कुशलता एम गे प्रवृत्ति करो छता प्रवृत्ति ना दोष तमें न अड़े ये खरी कुशता है यने ज भगवान श्री कृष्ण योग कहे કુશલ શબ્દ છે ને એ કુશ એટલે ડાબડો દાબડા ઉપરથી શબ્દ આવ્યો છે ઋષિ મુનિયો છે ને એ સમીધ માટે યજ્ઞ માટે પવિત્ર ક્રિયાઓ માટે એને દાબડો જોઈએ એટલે ભણવા ઋષિ બાળકો આવ્યા હોય ને એમની પરીક્ષા માટે એમને કુશ દાબડો લેવા માટે મોકલે લઈને આવે એટલે બધા હાથ જોવે એમાં દાભડાના અણીદાર પાંદડાઓ બધું હોય એમ જો લેતા જેને છોલાઈ જાય એ ન પાસ પણ એક ઘસરકો ન પડે અને સમૂલ રીતે જે દાબડો ચૂંટી લે એ ખરો એમાં સંસાર છે હાથ નાખવાનો એટલે એમાં પડી જ જાય પણ એવી રીતે હાથ નાખે સંસાર છતાં એને ઘસરકો ના પડે એ યોગી છે એ ખરી કુશળતા છે એટલે શ્રીજી મહારાજ અંત્યના નવમાં વચના એ સમજાવે છે કે જાણ રૂપી જે હૃદયમાં દરવાજો છે ત્યાં ઉભું રહેવું અને જેમ ચોકીદાર રાજાનો હોય એ ત્યાં ચોકી કરતો હોય ચોરચકાને પેસવા ના દે એમ જાણપણા રૂપે હૃદય ને દરવાજે ઉભું રહેવું અંતરવૃત્તિ કરી ભગવાનની મૂર્તિની સામે જોઈ રેવું ને દેહ કરીને ક્રિયા કરીને મય પહેવા ન દેવા એવી રીતે સાવધાન થઈને રહેવું આ ક્રિયાની એક વિધિ છે ગુણાતીતાનંદ સ્વામી કે દેહે કરીને વ્યવહાર કરવો મને કરી નોખું પડવું અને મન છતાંય ભળવા આવે તો જ્ઞાને કરીને એનું શમન કરવું હવે બે વસ્તુ અઘરી કેટલી છે એમ જ્ઞાન થાય નહીં નોખું પડે નહીં રૂપા દરવાજો હાથમાં આવે નહી એટલે આપણે શું થાય છે ક્રિયા રૂપ થઈ જાય છે કેવા થઈ જાય છે ક્રિયા રૂપ થઈ જાય છે ક્રિયા ના એ મય તન મય કાપડ નો વેપારી સૂતો હતો ને એમાં સપનું આખોથી શું કરતો હોય કાપડ ફાડી ફાડીને દેતો હોય આછો આછો શિયાળો ને ઠંડી ને ચાદર ઓઢીને સુતેલો ને એમાં સ્વપ્ન સ્વપ્નમાં એને શું આવે ક્રિયા રૂપ થઈ ગયા હોય એમાં ગ્રાહક આવ્યો કે આટલું કાપડ આવો ને એ કાપડ બતાવ ઓલી ચાદર પકડી સ્વપ્નમાં ઓલટી હતી ને એ જ પકડી અને ઓલ્યો કે બાપા આટલા રૂપિયા તું ઉધાર લઈ જાય ને આ દિવાળી ને તો આવતી દિવાળી લઈ જાય તારા છોકરા સડી વગર રખડે એમાં અમને આબરું જાય છે પેરાય હાલે પાંચ મિનિટ આમ કરે આમ છડ થઈને ફાડીને એક લી રહ્યો એ બાજુ નાખ્યો ને એક બાજુ દુકાનમાં નાખ્યો પણ ઓલી જે ચાદર ઓઢી હતી ને એને ફાડીને નાખી દીધી પછી બેઠો નાખી અલિપ્ત કેમ થવું હોય તો ગુરુ છે પણ સાદામાં સાધુ પાછું ગુણાતી સ્વામી કે છે જો ક્રિયાના વેગ લાગવા ન દેવા હોય તો એટલું જ કરો જો ક્રિયા સાથે ભગવાન નામ સ્મરણ કરતા દો બસ આ જો પૂટ ચડશે ને તો એના વેગ સમી જશે વેગ આવશે જ નહીં અને એ જ્ઞાન પ્રગટાવશે એ જ બળ આપશે ભગવાન નું ભજન કરો સ્મરણ કરતા કરતા કરો અંતર્મુખ થઈને ક્રિયા કરો સ્મરણ રાખો કોઈને આ ગ્રાહકને તમે ફળ આપતા હોય માનવ ફળ ફૂલ વેપારીઓ કાપડ આપતા હો એની સાથે માનસ પૂજા જોડી શકાય ઓહોહો સાધુ આવ્યા છે લો મારા ભલે ને ગ્રાહકને દેતા હોય આ ઠાકોરજી માટે વાપર મનમાં મનમાં એને નો કહેવાય નતર બિલ ન દે કાપડ લેવા આવ્યા ભગવાનજીના વાઘા કરજો બધું એમ જ સાંભળી રાખ એ ક્રિયા સાથે જ ભગવાન સાધુ કેમ વણવા પિક્ચરાઈઝેશન કેમ કરવું એ સૌએ પોતપોતાની છે ગાડી લઈને નીકળ્યા છો રાજકોટ જવું છે તો મન થાય એમ કરો એક ભલે ને ત્યાં કોઈ બેઠું હોય તો એમ કે આ સીટ ખાલી છે આ ભગવાન શ્રીજી મહારાજ કીધું ક્યાં જાવ ભગવા તો મારે રાજકોટ જવું છે આપ વધારો બહુ મજા આવે તો બેસી જાઓ મારી ગાડી સરસ છે રોદો હોય ને આવે તો પછી કોઈ દીકી નકાય એવો આવે બે જાઓ અને છે ભગત આવી રીતે જીવાય આમ કરવું જોઈએ આવી રીતનું આમ છે બોલો જાત્રા થાય કે નઈ પણ હવે કઈ કરીએ જ નહીં તો ક્યાંથી થાય ભાઈ હવે સમજવાનું છે ગુણાતીતાન સ્વામી કે એ ગમે તેઓ જાણપણા વાળો હોય અને ગમે તેઓ અંતર થઈને ભજન કરનારો હોય પણ ભૂંડી ક્રિયા થાય ત્યારે વૃત્તિઓ ચૂંથાઈ જાય ક્રિયાની અસર જુઓ કેવી રીતે ચૂંથાઈ જાય સ્વામી કે જેવી રીતે ચોમાહાનું પાકેલું ચીબડું ફદ ફાટી જાય એવી રીતે વૃત્તિઓ ફાટી જાય જોયે છે ને બરાબરના પાક્યા ચીબડી એની ફાટી જાય એમ ભૂંડી ક્રિયા થાય એટલે જીવની વૃત્તિઓ ફાટી જાય ગમે એવો જાણપણા વાળો હોય સ્વામી કે ગમે તેવો અંતરવૃત્તિ વાળો હોય તો એ જાય ને ક્રિયા એટલે જોવું સાંભળવું હાલવું ખાવું પીવું વિહરવું બધી ક્રિયાઓ દશે ઇન્દ્રિયોથી આપણે ક્રિયા કરીએ છીએ સારી પણ છે ને નબળી પણ છે એમાં સારી ક્રિયા કઈ કહેવાયનો સંબંધ હોય શાસ્ત્ર મર્યાદા હોય ધર્મય ક્રિયા હોય એવી ક્રિયા કરીએ એ સારી ક્રિયા છે ન ખાવાનું ખાઈએ ન સાંભળવાનું સાંભળીએ ન બોલવાનું બોલીએ ન અડવાનું અડીએ અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય એટલે પ્રથમના અઢાર વારના વચરા શ્રીજી મહારાજે કહ્યું કે જે પંચ ભોગવવામાં સાર અસાર નો વિવેક નઈ રાખે સમજ્યા વગર બીજાની તો વાત શું કરવી બોલો એક જગ્યાએ મહારાજ એમ કહ્યું કે ગોવર્ધન જેવો સમાધિ નિષ્ઠા હોય ને તોય ઉતરી જાય ક્રિયા થઈ ગઈ નારદજી દક્ષ નો સાપ હતો અને એને કઈ અસર નહોતી થતી દક્ષ સાપ એક જગ્યાએ તમે બેસો ને સ્થિર થાય ને તો તમારું મૃત્યુ થશે છતાં હિમાલય ત્યાં દક્ષિણ સાપ લાગેલો હતો નારજીને સાપ અસર ન કરી શક્યો અને સમાધિમાં લીન થઈ ગયા દેવતાએ મોકલાને કામદેવ વિઘ્ન કર્યું તો કામદેવથી પરાજિત ન થયા આ દેશનો જો પ્રભાવ ક્રિયાનો પ્રભાવ જો ધ્યાન ભજન ની ક્રિયા એ જ સમાધિ કામદેવને પરાજિત કરીને ગગન વિહાર કરતા હતા એમાં માયાનગરી જોઈ અને નારજજીએ કીધું હું તો ત્રિલોકમાં વિચારું ને આવી જાગજમાક વાળી નગરી મેં ક્યારે જોઈ નહીં જો ભૂંડા દેશમાં આવ્યા નહીં તો જાગજમાગરીને આપણે બાબા શું લેવા દેવા સાધુ પણ નારજી જો ભૂંડા દેશમાં પગ મૂક્યો આવી નગરી તો હું એક વાર લટાર મારી લઉં જો જાય છે નારજી માયા નગરીમાં ભૂંડા દેશમાં પ્રવેશ કર્યો ભૂંડો કાળ કોઈને પૂછ્યું ભાઈ શું છે આટલી બધું સુશોભન કેમ છે તો કે રાજાની યુવાન દીકરી છે વિશ્વ મોહિની એનો સ્વયંવર છે હે તો તો મારે પછી આશીર્વાદ દેતા જાવું છે લેવાનો કરો વાત સાધુ ને જવાય નજના તો આ સુધરેલા સત્સંગીઓ છે ને એ તો લગ્ન ના દીકરાઓના આશીર્વાદ માટે જ બોલાવે બાજુમાં કન્યાય હોય હાર પેરા કોઈને રહ્યું જ નથી તમે ભજન ની કરો છો કેવાતું નથી સહેવાતું નથી અને પથારી ફરી જાય છે જરા કહીએ એટલે નારાજજી વિપરીત કાળમાં પણ પ્રવેશ કર્યો વિપરીત ક્રિયા શું કરી ને રાજમહેલમાં ગયા ને દીકરીનો ચહેરો જોયો જો અટક્યા નહીં હજી અટકી ગયા હોત તો નારાજી ને ભલું થઈ જટક્યા નહીં ચહેરો જોયો હાથ હાથમાં લીધો વિશ્વ મહિને નો અટક્યા નહીં ભવિષ્ય જોયું અટક્યા નહીં વિદાય લીધી ભગવાન ઉપર તપ શરૂ કર્યું નગરની બહાર જેમ કે મને એવું તમારું રૂપ આપો કારણ કે મેં બરાબર ખાધું નથી ન્યુટ્રીશન બરાબર થયું નથી શરીર સુકાઈ ગયું છે મને ક્યાંથી વરે સ્વયં છે આમ હોત તો બળી કાંઈક સમજાવટ હગ કરત પણ આ તો કાંઈ થાય એવું નથી એટલે ભગવાન તમારું રૂપ ઉછી નું અક્કલ વહી ગઈ કોઈનું રૂપ ઉછે મળે તો તો બધા પરમાણ ટાને આવે ને પછી પાછું નહીં આવે રૂપ ઓછીનું ન મળે અકલ ઉધારે ન મળે એ છાંટા પડી ગયા પડી ગયા ડબલું જ રીએ અને ભગવાન પ્રગટ થયા નારાજી માગો માગો શું છે તમને કઈ તકલીફ અરે તકલીફ કઈ નઈ મારે તમે થોડા દિવસ તમે રૂપ આપો કેમ આવી રીતનું છે હજી અટક્યા નહીં અને ભગવાને એમ કીધું કે વૈદ જેમ દર્દીનું સારું કરે ને એમ હું તમારું સારું કરીશ અટક્યા નહીં સ્વયંવર થયો સવારે તો એમાં હાજરી આપી ઉપર જોયો એટલે ઈ લાઇન ટપી બીજી લાઈન માં ગયા બોલો અટક્યા નહીં બહુ લાંબુ ચેપ્ટર છે પછી ભગવાન સાથે વઢવેડ થઈને સાપ થઈ ગયા આ એવા ક્રિયા થાય ત્યારે વિપરીત ક્રિયા થાય ત્યારે અંતઃકરણ ભ્રષ્ટ થાય છે એટલે પ્રથમના સોળમાં વચનામૃતમાં શિવજી મહારાજે કહ્યું કે જેને કરીને પોતાને બંધન થાય અને પોતાના ધર્મમાં ખોટ આવે એવો જે પદાર્થ એવા જે કુસંગ એને ઓળખી રાખે ને છેતેજ રહે હવે તમે કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થ પ્રત્યે આકર્ષણ થયું એટ્રેક્શન થયું ખેંચાવા માંડ્યા છતાંય એનો સહવાસ રાખો મળવા હળવાનું રાખો બેઠક વૈઠક રાખો આ બધી ટેલિફોનિક પદ્ધતિઓ રાખો બધી એમએસએસ એસમએસ મોકલી રાખો બધું કરો પછી મરે શું થાય એવા જ મેગેઝીન વાંચો એવી જ પૂર્તિઓ તમે વાંચો એવા જ છાપાની અંદર લેખો વાંચો એવી જ ક્લબોમાં જાઓ એવા જ પાર્ટીઓમાં જાઓ એમાં જ તમે નાચો એવી જ કેસેટો સાંભળો એવી જ સિરિયલો જોવો એવા જ પિક્ચર જુઓ એવાની જ વાતો સાંભળો પછી શું થાય એક જણો કે હું મારા ધંધામાં જેમ જેમ મહેનત કરું છું ને એમ ખાડામાં ઉતરતો જાવનતું કરે તો ખાડામાં ભાઈ ક્રિયા જેવી કરીએ છીએ પછી કઈ બચવાનું છે બળવાન ઇન્દ્રિય ગ્રામ ઇન્દ્રિયોનો સમૂહ છે ને એ બળવાન છે બલાત્કાર ત્યાં ખેંચી જાય છે એલે ક્રિયા ઉપર જ લક્ષ્ય હોય છે ધર્મને સુધારવાનું બ્રેક મારો આ ન કરો આ ન કરો આ ન કરો આ ન કરો ઇન્દ્રિયો બળવાન છે વિષયો તરફ જાય છે હા આપણા સંપ્રદાયમાં સાંભળજો હમણાં હમણાં એક સાધુ એ શિક્ષાપતિ ઉપર બહુ મોટું દળદાર પુસ્તક લખ્યું છે ખાસું દળદાર પુસ્તક ગ્રંથ નહીં કહું ગ્રંથ કેને કહેવાય જે ગ્રંથિયો ગાળે અને ગ્રંથ કહેવાય આ ગ્રંથિયો ગાળતું નથી ગ્રંથિયો વધારે છે નામ દેવું નથી બ્રહ્મચારી ના જે ધર્મો છે ને એમાં લખ્યું પાછું હવે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે સાધુ બ્રહ્મચારીઓ સ્ત્રીઓની સામે જોવું નહીં સ્ત્રીઓની સાથે બોલવું નહીં સ્ત્રીઓને અડવું નહીં બરાબર છે આમને વિવેચન શું લખ્યું કે આટલા બધા સમુદાયમાં આપણે રહેવાનું હોય તો જોયા વગર પણ કેમ રેવાય અડ્યા વગર પણ કેમ રેવાય બોલ્યા વગર પણ કેમ રેવાય પણ શ્રીજી મહારાજે પહેલેથી લખ્યું છે બુદ્ધિપૂર્વક કરવી એટલા માટે બુદ્ધિપૂર્વક જોવું બુદ્ધિપૂર્વક એટલે કામ ભાવ રહીત જોવું જોવું પણ કામનાથી ન જોવું બોલવું પણ કામનાથી ન બોલવું અડવું પણ કામથી ન અડવું કામનાથી ન અડવું કામુકતાથી ન અડવું બાકી બોલવું અડવું વાતચીત કરવી જોવું એમાં દોષ નથી આવું છે જોવું પણ કામનાથી ન જોવું એવું નથી ભાઈ તમે જોશો તો કામ જાગશે બોલશો તો કામ જાગશે અડશો તો કામ જાગશે આખી વાત ફેરવી નાખે આ વિશ્વ મોહિની ભગવાનને રૂપ ધારણ કરેલું વિષ્ણુએ સાગર મંથન ની કથા વખતે ને પછી શિવજી તો ઝેર પિન વ્યાઈ ગયા પછી ત્યાં હતા નહીં પછી એને નારાજ મેસેજ આપ્યા ભગવાન વિશ્વ મોહિની સુંદરીનું રૂપ લીધું હતું શિવજીને એમ થયું કે મારે દર્શન કરવા ઠાકોરજી ને ભગવાન વિષ્ણુને આવ્યા ત્યારે વાત કરી કે તમે આવું રૂપ લીધું હતું મોહિની નું પ્રભુ મને દર્શન કરાવો ને તો કે તમે જોગી છો ને તમારી જોવા જેવું નથી તો કે ના પ્રભુ હવે જો શિવજી તો દિવ્ય ભાવથી ભક્તિભાવથી જ મોહિની સ્વરૂપ દર્શન કરવા માગે છે ને કામ ભાવ છે એમાં અને છતાંય ભગવાનની પર આગ્રહ રાખ્યો અને ભગવાને વિશ્વ મોહિનું રૂપ દેખાડ્યું તો શિવજી દોડ્યા અને કામ વિહવળ થઈ ગયા બોલો જોયું તો કામ જાગ્યો ને એટલે ન જોવે તો ન જાગે જોવે અને જાગે નહુ પૂર્વનો બળ્યો હોય પાડી દી એટલે જ પ્રથમના ચોપનમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે નાનું સરખું પણ ભગવાનનું વચન ન લોપી શકે એવી જેને ખટક હોય એનો ધર્મ દ્રઢ રહે મોટા મોટા જે સૌભરી પારા છે આદિ ઋષિઓ થયા બધા ક્રિયામાં ફેર પીડ્યો ત્યારે પતંગ થયું છે પણ હવે આ જે બધા શાસ્ત્રના વિવેચનો કરવા ભોળી પ્રજા તો કઈ બીજું ભણી નથી એને કઈ ખબર નથી એને બધા છે કે આવા વિવેચનો છે છૂટ જોઈએ છે ને સૌને એમાં સૌનું નભે છે હરસ પરસ હરિભક્તોના બૈરાઓ એવા લટુડા થઈ ગયા હોય છે પાન બીડા પ્રસાદ મળે એટલે રાજીના રેડ પણ સહજાનંદ સ્વામી અપરાધ કરીએ છીએ ભાઈ शास्त्र अर्थ अवलाके पंडितों पाप मार्गे जामी सीद्धांतों की आ रीतेप नीखवाड़े तो पार्सागत अपराध करपरीत थे तो वृत्ति चूथाई जाए भजन स्मरण तूटी जाए छेलो संग रहो જાણો છો સંઘ થી શું ન થાય આ ધૂળ છે ને તુલસી માનસમાં ધૂળ છે વાદળ બને અને ગગનગામી વિહાર કરે એ જે ધૂળ ને પાણીનો સંગ થાય તો કાદવ કિચડ થાય ગંધાઈ જાય આટલો ફરક સંઘનો હવા છે ઉર્ધ્વગામી છે તો એ ઉર્ધ્વ થયો ઉન્નતિ થઈ પાણી છે એ અધોગામી જ છે નીચે જ વહેળ તરફ જ વહે તો એ ધૂળનો કાદવ કરી નાખ્યો એમ આ સંઘમાં પણ જે ભગવાન ના દિવ્ય ભૂમિ એના વિહરતા હોય એવા જો સત્પુરુષો સાધુઓ ભક્તો હોય એનો જો સંગ થાય તો આ જીવ છે ઉર્ધ્વ ગતિ ને ભગવાનને પામે વિશ્વામિત્ર હતા જો મેનકા આવી કેવા વિશ્વા મિત્ર તમે જાણો છો ને એવા મહાઋષિ પણ મેનકાનો સંઘ થયો ઋષિનું પતન થયું અને શકુંતલાનો જન્મ થયો ક્યાં તપશ્ચર્યા વગે થયો ભૂંડો ડગે એવા પણ ભૂંડી ભૂંડો સંઘ થયો આ વિષયનો સંઘ છે સાક્ષાત વિકસ નો સંઘ છે બીજો વિષયોનો સંઘ છે એ સાક્ષાત વિષય નો હોય ઇન આપણે વાતો કરીને વિષય પેદા કરી નાખે એટલે એવાનું તો બહુ જાળવું પડે ગુણાતીતાનંદ સ્વામી દ્રષ્ટાંત આપ્યું છે કે રણમલજી ક્યાં ગામમાં એ નથી એટલે હું કહી શકતો નથી રણમલજી રણમલજી અપરિણીત હતા ભગવાનના ભજનમાં સમય વિતાવતા હતા સ્ત્રીનો કોઈ ઘાટ નહોતો એમાં એક વાર એક ચારણ આવ્યો અને ડેલીએ બેઠો ચારણે થોડા દુહા છંદ લલકાર આડોશ પાડોશ લોકો આવ્યા પછી ચારણે ધીમે ધીમે ધીમે શ્રંગાર રસને રસિક પ્રિયા ગ્રંથના છંદ છપાઈને એવું બધું ગાવા મળ્યા સ્ત્રીઓનો વિલાસનું તો રણમલજી ઉભા થઈને ગયા નહી થોડા દિવસ આ બધું ચાલ્યું રણમલજી પરિણામ તમારા છોકરા બધા બહુ ઘરમાં સારા હોય છે બધા પણ પછી કોલેજમાં જાય છે ને કેમ બગડે છે સંગ દોષ થાય છે પછી માનતા જ નથી અને અવળું જ કરે છે સાવ વંઠી જાય છે હે ને કારણ કે બધા એવા જ છે સંઘ ફરી જાય છે આ બહારનો જે કુસંગ છે દુસંગ છે ને એ તો બહુ સમજાય આપણને આપડે ખરાબ છે એટલે નહીં એમાં જવું નાનો સંઘ ન કરવો સત્સંગમાં કુસંગ હોય ને એ ઓળખો બહુ કપરો છે કે સત્સંગની અંદર જે ધર્મમાં ઢીલા છે જેને ભગવાન સાથે લેવા દેવા નથી જે પાપમાં ડૂબ્યા છે જે સ્ત્રી પુરુષની મર્યાદા શિક્ષાપત્રીમાં ભગવાને કઈ છે શીખવાડી છે એ પાળતા નથી એવા સાધુઓને તમે ગુરુઓમાં ની સેવન કરતા હોય એનો જ જોગ રાખતો એમાં જ હેત રાખતા હો તો પછી પતન ન થાય તો બીજું શું થાય જે પાળતા હોય એવાની વેળા રે તો ધર્મ દ્રઢ થાય અને હવે સંઘ રાખ્યો છે કે હાઉ જે આખા દાળા ચાવી ગયા પાંદડા હું ચાવવામાં હાથી હોય આખી ડાયડું ચાવી જાય એને બે પાંદડા કરતા હોય છતાંય પછી એને એમ કે આ બરાબર છે કોઈ સ્થાન એમ મહિમા નથી હોતો વ્યક્તિ કેટલી પવિત્ર છે એનો મહિમા હોય છે આ સ્થાન માં રહ્યો તો જ કલ્યાણ થાય ને બાકી બધા એમ નરકે જાય તું ખબર છે તને બધી એવા હોય તો એનો સંગ રાખે ધર્મશીલ તો ધર્મ વધે નહી જડામૂળ જાય જાણવાનો છે બાપા બીજું તો એમાં આ વૃદ્ધો હારાહારા હરિભક્તો હોય ને એ બગડી જાય છે એ બગડી જાય છે કારણ કે ઓલાની પાસે ઢીલી જ વાત છે દ્રષ્ટાંતો પાસે એવા કે તમારી પાસે ગાડી છે એની પાસે કેટલું સ્લીમ લખ્યું છે સ્પીડ એ તો લખ્યું છે ત્રણસો કિલોમીટર સ્પીડ પકડે એટલી તમે કોઈ દી ચલાવો જોકે ચલાવવાની એટલી ન હોય તો બસ ત્યારે શિક્ષા પત્રવાનું છૂટું મૂકી દીધું હોય તો એને ધર્મ દ્રદ થોડો થાય ભાઈ એ તો એવા કડક હોય પાળતા હોય એની ભેળા રહીએ વર્તમાન ધર્મ ભજન સ્મરણ ભજન સ્મરણ જે કરતો હોય રુચિ હોય એમાં શ્રદ્ધા હોય એનો રસ ચાખતા હોય એની ભેળા રહીએ તો ભજન થાય આપણે કહ્યું ના છોકરા શું કામ ભજન કરે છે ભજન થાય છે સાધુઓ કરે છે ભક્તો કરે છે એક ટીકા કરનારાઓ તમે કોઈ પણ અમારા ગુરુકુળમાં આવીને તમે સવારની પાંચ વાગે છોકરાઓ પૂજા કરતા પૂજા દર્શન તો કરો તમે સદેહ દિવ્યતાનો અનુભવ કરશો આવો તો ખરા એક વાત શાસ્ત્રીજી મહારાજ કહ્યું ને ગુરુકુળની સ્થાપના સંતો હું જ કહું શું આ બધું કેવાય નહીં સાહેબ નહી મને કુટી નાખે હમણાં એક જણો મને મળ્યો હરિભગત હતા પૂજા ચાંદલો તિલક ચાંદલો કરનારો પણ ચાંદલો હવે મને સાચું સમજાઈ ગયું છે મેં કીધું આને કયું પરમ જ્ઞાન મળી ગયું મેં કીધું એવું શું અહીંયા હોય બે તમને લાગ્યું હોય તો હું લમ મને કે સ્વામી છે ને સાચું એ જ છે ભગવાનનું નામ લેવું પૂજા કરવી ને એ કઈ બઉ જરૂરી નથી રામનું નામ લીધે શું થાય રામનું કામ કરો રામનું કામ કરો ભગવાન નું નામ જપે શું થાય એટલે પૂજા પાઠ કરીએ ને આ કરીએ ને તે કરીએ ને એમાં કોઈને ઘરે જાય ને અગવડતા હોય પાણી ને સગવડતા ન હોય કોઈને તકલીફ આપવી એ કોઈને દુભવ્યા બરાબર છે એટલે આપણે નાવો ને મળે તો નાવાનું નહીં તો નાવાનું પૂજા તો નહીં જ મંત્રી જે થાય દેવનું દર્શન કરી પ્રમ કરી લે બાકી ઠાકોરજી પાસે બેસીને પછી અડધો કલાક જપ કરો કીર્તન બોલો આ બધું નથી જરૂરી છે રામનું કામ કરો એ ભાઈ રામનું કામ કરવા માટે કોણ ના પાડે છે સમજદાર હશે સમજી જાય હું કોનું કઉ છું એવા કેટલાય લોકો એમાં પડી પડીને આ બધું મૂકી દે હવે રામનું કામ કરો રામનું કામ કરો ગાંધીજીએ રામનું જ કામ કર્યું હતું ભાઈ ગાંધીજીએ રામનું જ કામ કર્યું હતું પૂજ્ય મોટાએ રામનું જ કામ કર્યું હતું સમાજનું એટલું કર્યું એટલું તો તમે નહીં કરી શકો ગાંધીજીએ કર્યું એટલું કોઈ નહીં કરી શકે પણ છતાંય ઉપદેશ શું રામ જપજો રામ જપજો આ નરનારાયણ શું કામ પધરાવ્યા છે એટલે નરની પણ સેવા કરો નારાયણની પણ સેવા કરો એટલા માટે નરનારાયણ પધરાવ્યા છે બે સેવા કરો પણ પ્રભુ સેવા ના ગપુ છે એ નામદેવ ની જેમ જો ગધેડા ની અંદર એકનાથ જેમ જો ભગવાન દેખાતો હોય તો પછી તમારા માટે જનસેવા પ્રભુ સેવા પણ એ સ્થિતિ કરવા માટે નામ જપવું પડશે પછી તમને ગધેડામાં ભગવાન દેશે નહીં તો આ બાપ માં નહીં દેખાય શ્રીજી મહાજ ખોટું હોય તો કેવો ભાઈ જપો દેખાય પછી કઈ કઈ સેવા કરતા કરતા તમે ચીટીંગ નહીં કરો છેતરશો નહીં ઘરભેડું નહીં કરો પાપ નહી કરો સેવા તો તમને બચાવશે ભજનમાં ભજન તમને સેવામાં બચાવશે અને આખરે મોક્ષ સાધન તો જપ છે ભાઈ ભગવાન નામનો જપ છે તમે ગમે એટલા ચેક ની અંદર પાંચ દસ લાખ પચીસ લાખ ચેક લખીને તમે મને દઈ દો એવા નથી પણ પછી નીચે તમારું નામ ન લખો તો મને એક નામ લખવું પડે એટલા સાધનો કરી આખરે મુક્તિ તો નીચે ભગવાન નામ જપવાથી થાય છે એટલે જપ કરવો પડે ભજન કરવું પડે શુષ્ક જ્ઞાની મળી જાય એટલે નામ રૂપ મિથ્યા હૈ કુછ ભી કરવા કા જરૂરત નહી જબ તક તુમ મૂર્ત કો પકડ કે રહેગે તબ તક અમૂર્ત કો નહી પાંગે આરે ભાઈ મીરા એ તુકારામ એ ચૈતન્ય તમે આના તો શ્રીજી મહારાજે કીધું મોટા મીરા દ્વારિકામાં સમાય ગઈ કે હરે કૃષ્ણ હે કૃષ્ણ હે ગોવિંદ મેરે તો ગીરધર ગોપાલ દુસરો નો કોઈ તુકારામ હે ચૈતન્ય આવા બકાલી હાલી મેળ્યા છે કે રામ નામ લેવાની જરૂર નથી રામ નો કોમ કરો અને આ બધા ભોળી પર જેમ માને ખબર નહીં હોય તમને હું એક વસ્તુ નક્કી કહી દઉં કે લોકોને ખોટામાં જેટલી જલ્દી પ્રતીતિ આવે છે એટલે આ તું પૂછવા તો આવી કે હું વાંધો છે તને તને તકલીફ હોય તો બે ને બે ધડક કે સંપ્રદાય શું છે તને ખબર છે તને ભરમાવનારાને નથી ખબર તો તને ક્યાંથી ખબર હોય એમ સંપ્રદાય દાખલો દજન સ્મરણ અને વર્તમાન ના જે હોય એવા મંડળો હોય એમાં રહ્યો તો સાધુતાના ધર્મ રહે નૈતર ન રહે એવી ક્રિયા भजन स्मरण एना वृद्धि पमे संघ हो प्रमा देश काल क्रिया चार सारा हो बढ़े भक्ति धर्म आदि भजन स्मरण जो विपरीत थो बढ़ू तूटी जाए त्या सुधी श्रीजी महाराजे कहू के दृढ़ता है उत्तम मध्यम कनिष्ठ उत्तम वाला ठेकाणु नरिए तो कनिष्ठ बातज माज के क्या करवी क्या करी એટલે તમે એવાની વાતો સાંભળો ને પછી તમને અસર ન થાય એ વાતમાં માલ છે અને હંમેશા સારી વસ્તુની કહું ને અસર ન થાય પણ કોઈ માંદ લાવ્યો હોય જલ્દી થાય એટલે ખરાબ વસ્તુની તરત અસર થાય છે એટલે અગિયાર જે નિર્વિકલ્પ છે ને એમાં લખ્યું વિમુખજી કથા ન સુનીએ ભગવાન થી ધર્મથી શિક્ષાપત્ર થી વચનામ્રત થી વિમુખ થઈ ગયા એની કથા ન સાંભળવી વચનામૃત માં મહારાજે કીધું કે એવા મુખ્ય ગીતા ભાગવત આદિ શાસ્ત્ર સાંભળે તો ઉલટાનું મૂળગુ અકલ્યાણ થાય જો બોલો અને આપણે ત્યાં એ છે અમુક કથા એવા વખાણ કરે એને ખબર નથી કેમ જીવે છે અને પાછો આખો દી સાંભળતો હોય પાછું એને કઈ ભેદ જ નથી કે હું કોના વખાણ કરું છું એની માણસ કેમ જીવે છે ક્યાંથી મેળ પડે કે ઠાકોરજીની કૃપાનું પાત્ર થાય ક્યાંથી અક્કલ નહીં અક્કલ ઉત્તમ પણ ફેંકાય જાય તો કનિષ્ઠ ની ક્યાં વાત છે થોડા થોડા કનિષ્ઠ ભજન સ્મરણ માં દ્રઢતા શું છે સવાર પૂજા કરી સાંજે પૂજા કરી દેવ દર્શન કરી લીધા પૂરું કરે નહિ એમાં જો તમે કયો ને કઈ જોગ હોય કે ચાલો ભજન છે ધૂંધ છે જરૂર આવે ચૂકે નહીં એ કોણ કહેવાય કનિષ્ઠ નિષ્ઠા કનિષ્ઠ દ્રઢતા છે નિયમપૂર્વક બધું કરે આગ્રહ રાખો ને ખ્યાલ આવે ભજન આવે કરે ભાવ એને એને સમજાઈ ગયું છે કરવા જેવું આ છે પણ પોતાની મેળે નથી કરી શકો કોઈ કરાવે તો કરે છે મધ્યમ ભજન સ્મરણની નિષ્ઠા શું છે કે સવાર સાંજ પૂજા જે નિયમિત કરવાની છે તો કરે જ પણ પ્રવૃત્તિ કરતા કરતાં જે સમય મળે પોતાની ઓફિસનું ટેબલ હોય કે ઘરનું વર્કિંગ ટેબલ હોય કે જ્યાં હોય ત્યાં બસમાં હોય ટ્રાવેલમાં હોય એ ભજન સ્મરણ એનું ચાલું જ હોય પ્રવૃત્તિમાં જોગ મળ્યો નથી સમય મળ્યો નથી ગેપ મળ્યો નથી ભજન શરૂ કર્યું નથી એ મધ્યમ નિષ્ઠા છે ઉત્તમ નિષ્ઠા તો એ છે કે આઠો પોર ભજન સિવાય બીજી રૂચિ જ રહી નથી ત્યારે મધ્યમ શું છે ગુલાબજામુ બન્યા છે પણ જે ચાખવાની વાર છે કારણ કે જે કાલે જમવાના છે રાતે બનાવી ઠરવા મૂક્યા છે એટલે સ્વાદ નથી આવ્યો એ દરમિયાન જોઈ માંદો પડે ખાવાનું રહી જાય એટલે સ્વાદ ના આવે મધ્યમ સ્વાદ ચાખ્યો નથી છે માવો લઈ આવ્યો છે ખાંડ લઈ આવ્યો છે મસાલા લાવ્યો છે કળાઇ લાવ્યો છે તાવીથો લાવ્યો છે એ બધી શ્રદ્ધા છે વિશ્વાસ નિષ્ઠા છે સોબત છે સ્થાન છે બધું સામગ્રી ભેળી કરી છે પણ ગુલાબ જાંબુ થયો નથી એ કનિષ્ઠ છે વર્તમાનમાં કનિષ્ઠ કોણ છે કે આમ બધું બરાબર જોવામાં આવી જાય તો આકર્ષણ થઈ જાય વિચારો ફરી જાય જાય ભ્રષ્ટતાના વિચારો મંડે આવે જોવા માત્ર થી દેખાનું ઝેર બિલાડી બરાબર આમ તમારે કુરાન વાંચે માથે કોડિયું રાખીને પણ ઉંદર ભાળે નહી ત્યાં સુધી એમાં કનિષ્ઠ એવું જો રૂપવાન વિષયો રૂપવાન પદાર્થો રૂપવાન સ્ત્રી પદાર્થો જોવામાં આવે તો પછી વૃત્તિ ફાટી જાય આ કનિષ્ઠ ધર્માચરણ મધ્યમ ને શું છે કે ગમે એટલું જોવામાં આવે એને ચિત્તમાં કોઈ આકર્ષણ ન થાય જોવા જેવું કઈ લાગે નહી કઈ ના લાગે પરંતુ એ જ સ્ત્રી રૂપવાન પદાર્થો નો જોગ થવા માંડે તો પછી ધીમે ધીમે ડગવા માંડે આ મધ્યમ નિષ્ઠા વાળો છે ઉત્તમ નિષ્ઠાવાળો એ છે કે એકાંતમાં પણ એ સ્ત્રીની સાથે સહવાસ થાય રહેવાનું થાય તો એને આકર્ષણ એ ન થાય એમાં ચિત્ત પણ ન જાય એનું ભજન કરે રાખે બીજા માણસ ફરે બસ કઈ નહીં પશુઓ ફરે છે ફરે એવું એ ઉત્તમ નિષ્ઠાવાળો છે ભજનમાં ને વર્તમાનમાં આ જોયું હવે આવા ઉત્તમ એને દેશકાળ ક્રિયા ભૂંડા થાય તો મહારાજ કે એનું ઠેકાણું ન રે તો પછી ઓયલાનું તો શું વિચાર કરો કે જેને એકાંતમાં સ્ત્રીનો જોગ થાય તોય ન પડે आनेता देश काल क्रिया विपरीत थे फगा शु क्रिया विपरीत थे एकांत में छा विक्षेप नहीं हम्म स्त्री सा विकृति बतावे विकृत चेष्टा करे अपील करे पशीज चित्त में विक्षेप थी जवो ये उत्तम ने क्रिया फरी गई ने हम्म जो नत सा नाम अड़वा जेव न અને ઉત્તમ ગયો પરંતુ મહારાજ કેળ અતિ ભૂંડા થાય આવા સામે એકાંત નહીં પૂર્વના બહુ મોટા પુણ્ય છે એ જ રહે એ કોણ એ અતિ ઉત્તમ ભક્તો છે મચ્છિયાના આપણે મૂળજી બ્રહ્મચારી પૂર્વાશ્રમ માં ઘેર હતા ત્યારે યજમાન ની ત્યારે બ્રાહ્મણો તેડવા લેવા મૂકવા જતા અત્યારે તમારી જેમ નહોતા જતા કોઈ અત્યારે ચાંદલા કંકુ પગલા વાંધો નહી તમારે બીજા સત્કર્મો છે ક્યાં એ સિવાય એ મુરજી બ્રહ્મચારી હજી ગ્રહસ્થ એટલે ગ્રહ શાસ્ત્ર માં પૂરો પરિણા નથી યુવાન અવસ્થા છે યજમાની દીકરીને સાસરીથી તેડવા માટે ગયા છે તેડીને પાછા આવે છે રાતવાસો કરવો પડે છે એક ધર્મશાળામાં એટલે એક રૂમની અંદર પેલી દીકરીને કીધું તમે અહીં સુજાવ હું બહાર સુતો છું રત પડીને પેલી મહિલાને વિકાર થયો અને બારણો ખોલીને આ મૂળજી સૂતાતા એના શરીર ઉપર હાથ ફેર્યો જાગી ગયા મૂળજી બ્રહ્મચારી પામી ગયા એટલે મેં કીધું દીકરી બેન આ કોઈ ભય નથી હો તમે તમારા નિરાયતે શું હો હું જાગતો બેસીશ એકલા લાગતું હોય લાગતો હોય અને બ્રહ્મચારી એને સમજાવી સમજાવીને મોકલી દીધી આમાં પણ ડગે નહીં એ ઉત્તમ એકાંતિક ભક્તો છે દેશકાળ વિપરીત થઈ ગયા પરંતુ એનામાં કોઈ ફરક ન પડ્યો પૂર્વનું મૂળજી બ્રહ્મચારી છે ટકે તન મન ધનથી જેને પ્રસન્નતા મેળવી લીધી છે એ જબરામાં જબરું પૂર્ણ છે એ જીવને ભગવાનના માર્ગ ડગવા દેતા નથી આ પુણ્ય છે બીજબળ શું છે બીજ પડી જાય કેવા બીજ પડ્યા એવા સાધુઓનું સેવન કરી કરીને ધર્મ શું કહેવાય જ્ઞાન શું કહેવાય વૈરાગ્ય શું કહેવાય એકાંત ધર્મ શું કહેવાય શાસ્ત્રની મર્યાદા શું કહેવાય એ મર્યાદાને સાંભળીને એ આચરણ કરીને એટલું એને બીજ પીધા મૂકી દીધા છે કે ના થઈ ગઈ છે સાધના કરીને સિદ્ધ કરી લીધું છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ સંસ્કાર છે પૂર્વનો કે દ્રઢ થઈ ગયું છે કે આમ એટલે આમ જ જીવાય પછી આમ જીવાય નહીં આપણે પેલા કહ્યું ને આચરણ કરી કરીને એને ઠેક જીવમાં ઉતારી દીધું છે હવે તમે વિચાર કરો કે શ્રવણ કરે આચરણ કરે ત્યારે આવું પૂર્વનું બલિષ્ઠ બીજબળ થાય છે અને એટલા માટે સારા સાધુઓનો સંગ કરી સત્સંગ કરવાનું વારંવાર શાસ્ત્રો કહે છે પણ હવે ઢીલાજ હોય એનો સંગ કરે તો ન થાય હા પુણ્ય થાય કયું મંદિરોમાં દેવસ્થાનોમાં કોઈ પણ ઠાકોરજીને અર્થે તમે સત્સંગને અર્થે ગમે પ્રવૃત્તિમાં કરતા હોવ તો પુણ્ય બળ મળે પણ બીજ બળ નબળું રહી ગયું એટલે ફરીથી માનો કે તમને પુણ્ય બળ મનુષ્ય દેહ મળે પણ ત્યારે લોચા જેવા જ રહીએ અને ધર્મ સિદ્ધ જ ન થાય સંસ્કાર જ ખોટો પડી ગયો છે એટલે આજે જો પૂર્વનો સંસ્કાર ન હોય તો આજે સંસ્કાર પાડવો હોય તો વિશુદ્ધ આચરણ સંતોના સંઘમાં રહીએ ત્યારે આ એકાંતિક ધર્મના બીજ બળ પડે અને બળિયા બીજ થાય ત્યારે ફરીથી જન્મ થાય ત્યારે દેશ પડે નહીં આ મહિમા છે સારાઓનો છતાંય શ્રીજી મહારાજ પણ કીધું કે ભાઈ ભૂંડા દેશકાળ થાય ત્યારે તો પડી જાય ગમે તેવા પણ સારા રૂડા દેશ કાળ ક્રિયા આદિ છે અને છતાંય મલિન થઈ જાય છે તો મહારાજ કેટું પાપ છે એને નડે છે કે ભગવાનના ભક્તોનો કોઈ દ્રોહ અપરાધ કર્યો છે એને નડે છે ભગવાનના ભક્તોના આશીર્વાદ થી જીવને દ્રઢતાનું બળ મળતું હોય છે અને અપરાધ થી ગમે તેવો અડગ રહેનારો હોય તો પછી એનું રક્ષણ કરનારો ભગવાન પણ રહેતો નથી પૂર્વનું જો આવી રીતે હોય મલિનતા હોય પાપાચારા સંઘમાં રહીને બસ ખરાબ કામ જ કેમ કર્મો એવા જ હવે એ કર્મોને સુધારવા હોય તો શું કરવું એવા મોટા પુરુષ જે સત્પુરુષ હોય એની ખબરદાર થઈને સેવા કરે અને એ જો પ્રસન્ન થઈ જાય તો એના પૂર્વના બધા જ કરેલા પાપ બળીને ભસ્મ થઈ જાય છે જીવ ચોખ્ખો થઈ જાય છે આ ઈલાજ છે પણ એ મોટા કોને કહેવાય હમ પ્રથમ ના માં પ્રથમ ના માં શ્રીજી મહારાજે મોટાની વ્યાખ્યા કરી છે શ્રીજી મહારાજ કહે કે જે પ્રત્યક્ષ ભગવાન નો એની આજ્ઞામાં વર્તવે કરીને આપણા સત્સંગમાં મોટાઇ છે જે આગ્રામાં વર્તે છે ધર્મમાં વર્તે છે પોતે વર્તે અને પોતાના આશરે જે હોય એને વર્તાવે જે વર્તાવેકલ લઈને જાતા હો તમે તમારી રીતે હાંકી લીધો એ તમે ગમેવા જબરા શરીર વાળા હોય તો એમાં તમારી બહુ મહત્તા નથી પણ તમે ત્રણ જણા ટીંગાળીને ખેંચ્યા જતા હો તો મોટાક નહીં એમ કેટલાને આ ધર્મ પળાવે છે આજે તો એ છે આચરે છે એકાંતિક ધર્મની શિક્ષા શિક્ષણ ઉપદેશ પાલન જતન કેટલું કરાવે છે એ મોટેરો છે એમ પ્રથમ નું એકત્રીસ કે છે અને અડત્રીસ માં શ્રીજી મહારાજે પ્રથમ એમ કહ્યું કે જેને જગતના ઘાટ ન થતા હોય भगवान घाट थे सत्संग बाकी एकत्र कहू प्रथम व्यवहार करमो बड़ी ने भस्म थी जाए जीव शुद्ध थे भजन स्मरण वर्तमान बधु साज कहे जो पापी ना संग करें तो जो सुकृत हो बढ़ी जाए बड़ी जाए સંગમાં તો કેટલું ધ્યાન રાખવું પડે દ્રષ્ટાંત સરસ દારૂ પાન કરનારી પાતરીઓના ગળામાં હાથ નાખી પાતરીઓ દારૂ પીનારી એના ગળામાં હાથ નાખીને બેસે પછી કે મારું મન ભગવાને ઠેકાણે કેમ ન રાખ્યું રહેવાનું છે આ કેટલું હશે જીવમાં ભગવાનને કહેવાનું તાન કે તમે આવી રીતે કુસંગ અને કુસંગ વિષય અને વિષય એના ગળામાં હાથ ભેરીને બેઠા છો પછી તમે મને પ્રાર્થના કરો છો કે અમારું આટલું કરવા છતાં રૂડુ કેમ નથી થતા જીવમાં શાંતિ કેમ નથી ભગવાન સ્વપ્નમાં કેમ દેખાતા નથી દેખાય છે જેને ભગવાન છૂટા લઈ લીધા એ વેશ્યા છે અને જે પોતાની ઇન્દ્રિયોનો દોરો દોરાય છે ને એ ઇન્દ્રિયો છે એ પણ વેશ્યાઓ છે જરાક માગ્યું નથી જરાક પછી બે ઘડી વિચાર નહીં કરુસંગ ચાહત કુશલ એ તો બળો અફસોસ મહિમા ઘટાત સમુદ્ર કહ પાડો ભયો રાવણ ઇન્દ્રિયોનો દોર્યો દોરાય એકદો ઘેરે આવ્યો ને તો એની પત્ની તરત કકડાટ કરી મૂક્યો તમારે બસ બહાર ફરવું એર કન્ડિશન ઓફિસોમાં રખડવું આમ કરવું અમે એકલા ઘેરે અમારો બૈરાનો દેહ અમારે આમાં કેમ રહેવું અહીં ક્યાંય જીવવા જેવું રહ્યું નથી માણસ બધા નફટ થઈ ગયા છે કોઈમાં કોઈ આબરું નથી કોઈમાં કોઈ મર્યાદા નથી કોઈના કોઈ ધર્મ શું કહેવાય કઈ ગમ નથી આમાં અમારે અહીંયા એકલા ઘેરે ઘેરે શું કરવું બોલ્યું કે તને શું થઈ ગયું શું થઈ ગયું આ બાજુમાં નદી જાય છે આપણી ઘરની પાછળ ત્યાં લોકો બધા કપડાં વગર એમના નાતા ધોતા હોય દ્રશ્યો દેખાય એમ અમારે કેમ જીવવું કાંઈક કપડાં પહેરીને નાતા હોય તો વાંધો નહીં પણ હવે કપડાં જ નહીં એમના નદીમાં નાતા હોય આવી રીતે અમારે ઘરે બૈરાના દેહ કેમ રહેવું અને બોલો તો બારી ખોલી જોયું એ ક્યાંય કોઈ નથી જો શું રાઈડો એમ થોડું દેખાય આ દૂરબીન થી જોવો જોઈએ અરે આ વાતની મજા જ એમાં હોય છે ભાઈ જાતે ટેબલ મૂકવું પાછું દૂરબીન માંડવું ને પાછું એવું બધું જોવું ને પાછી ફરિયાદ કરવી આખા દુનિયામાં હવાર થી હા ન હોય બધા ધંધા કરવાના ન હોય જોવાનું રાતે બધું જોવાનું ને પાછું મંદિરમાં આવીને સાધુ પાછા ફરિયાદ કરવાની ભગવાન તમે આવા બધા તો રક્ષા કેમ નથી કરતા આ નથી બધી દૂરબીનો માંડે જેવી વાત આપણે જ આમ આમ આ ગળામાં હાથ પેરી બેઠા વિષય ને વિષયોમાં તો મહારાજ કે પછી ભગવાનનો વાંક કાઢે એને કેવો કેવો મહામૂર્ખ કેવો તો છેલ્લે દેશ કાળ ક્રિયા એ જો રૂડા હોય તો આપણે બરાબર સત્સંગ ભજન સ્મરણ વર્તમાન ધર્મ દેશ કાળમાં રહ્યા છે એટલે કઈ ન મળે તેવાને પકડી કેમ કરો દેશ કાળ ક્રિયા માર્યા ફરે પણ એમાં વિશ્વાસ ના આવે તો દેશ કાળ ક્રિયા ને એને વિશુદ્ધ રાખે કુસંગ અને એવાથી ડરતો રહે અને પાત્રીઓના ગળામાં હાથ ન નાખે એવો જો પોતે સમજીને આપણે સત્સંગ કરીશું તો આપણને દેશકાળ ભરક્ષશે નહીં આ જન્મે નહીં તો પછી એવા દ્રઢ થઈશું કે ભગવાન શ્રીહરીને આપણે કોઈ અંતર નહીં રહે તો શ્રીહરી આજના દિવસે પ્રાર્થના કરીએ કે સૌને એવી ઓળખવાની સૂઝબૂઝ આપે અને એવું આચરણ કરવાની તાકાત આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ